જય સ્વામિનારાયણ મા કુરુ ધનજન યો વન ગર્વ હરાતિશ્યાલ માયા માયમખિલ હિવા બ્રહ્મ પદં પ્રશ વિદિવા ભજ ગોવિંદો ગોવિંદમ ભજગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ભજ મૂઢમતી મા કુરુ ધન જન યૌવન ગતિષાત્લ માયામયમજમ અખિલબીત બ્રહ્મપદમ પ્રવિશ્ય વિદિવા ત્રીજો શ્લોક અહંકાર ઉપર શંકરાચાર્યજી મહારાજ વાત કરે છે अहंकार बहु विचित्र छे आपने छे। है ये पहला प्रवचन में जो तब एक दृष्टि जो गुण गणी शकाय दोष गणी नहीं सका मतलब कि अनकाउंटेबल ગુણ નો પાર આવે પણ અવગુણ નો પાર ના આવે માણસમાં ભગવાનમાં ગુણ પાર ના આવે અને દોષ માત્ર નહીં આપણા ગુણ ગુણવા બેસીએ ચાલો ઈમાનદારી પૂર્વક નોટ લઈને આપણા ગુણ ગણવા બેસીએ કેટલા આવે ને કેટલા આટલા મારામાં ગુણ છે એમ લખો કદાચ એક પણ ન લખી શકાય કારણ કે જેમ ઘઉંમાં કાંકરા ભળેલા હોય એમ કદાચ એકાદ ગુણ માનીને આપણે લેવા જાય લખવા જાય એમાં પાછા કાંકરા ભળેલા દેખાય અને અવગુણ લખવા બેસીએ તો વંચાવી ન શકાય કોઈ समझ बहु मधुर ये जीवन सात नहीं आ तो पोता दोष घना है दोष में समझवा काम क्रोध लोभ राग द्वेशल प्रपंच आलस प्रमाद આવા બધા જે દોષ છે દોષક છે ને મોટા મોટા છે પણ બહુ વિવેક બુદ્ધિથી વિચારજો થોડીક તમારે બુદ્ધિ ચલાવવી પડશે એવા છે કે આપણને સેજે સેજે આપણામાં હોય તો ઓળખાઈ જાય છે કામુકતા અતિશય કામુકતા હોય વ્યવિચારી કોઈ માણસ હોય તો એને પોતાને તરત ઓળખાય જાય કે હું કામુક વ્યક્તિ છું ઓળખાઈ જાય એમાં કોઈ के सत्संग में जब जरूर नक पड़ी। पड़ी है, है, है नहीं पड़ती खबर ज पड़ जाए बदार सत्संग बहार होमुख खबर पड़ी जाए कि हूँ स्त्री लंपट छु तो क्रोध नहीं खबर पड़ी जाए यर नहीं पापी मानस ने खबर पड़ जाए असुर ने खबर पड़ जाए कि हूँ क्रोधी छु पड़े के नहीं? नहींखाई जाए कि मरा में क्रोध छोभ पर ओ कई वापरी नके खर्चे नहीं संग्रह कराखे तो खबर पड़ जाए क्या लोभग्रस्त छु आबर पड़ जाए कहीं काम करें जी प्रमाद खबर पड़ी जाए रागनी खबर पड़ी जाए कोई आकर्षण हो पदार्थ के व्यक्ति में तो मानस ने खबर पड़ी जाए कि मन बहु वालू एना माटे कोई भागवतनी की कथा सांभवा जावा जरूर नहीं द्वेष कोई होबर पड़ जाए पार दोष एवं सहजे सहजे ओ नहीं सत्संग में बेसो तो ना ओ आगला दोष कह सेजे सेजे ओ चार दोष सत्संग में गड़ा गड़ाडूप तो ओ चार दोष छे, एक निंदा बीजी ईर्षा तीजो दम चौथो द्रोह આ ચાર દોષ આપણામાં હોય અને આપણે નિષદિન સંતસમાગમ કરીએ તોય ઓળખાય નહીં કે હું નિંદા કોઈની કરું છું હું કોઈની ઈર્ષ્યા કરું છું કે હું દંભ કરું છું ભજનમાં સેવામાં દાનમાં કાંઈ પણ હું દંભ કરું છું મારા જીવનમાં સાધુ આગળ ભક્તો આગળ સત્સંગમાં પૂજામાં સેવામાં ઓળખાય નહીં અને દ્રોહ કરતા હોય કોઈને આપણે પજવતા હોય કોઈના કે કંઈ આપણે અપરાધ ભાવ કરતા હોઈએ પછી ભક્તો સાથે કે સંતો સાથે તો ખબર પડે નહીં તમે નિષેધીન સંત સમાગમ કરો તો ચાર દોષ ઓળખાય નહી બોલો કેવું છે જો ઓળખાય જતા હોય તો સત્સંગમાં આ ચાર દોષ માટે બધામાં બેઠા હોય બહુ ઓછા લોકો તમને મળશે જે નિંદા કરતા ન હોય બહુ ઓછા લોકો તમને મળશે ઓછા ની મળે નહીં લગભગ જલ્દી કે જે કોઈની ઈર્ષા ના કરતા હોય સાધુ સાધુઓની ઈર્ષા કરતા હોય હરિભક્તો હરિભક્તો ની ઈર્ષા કરતા હોય ક્યાં ક્યાં મારી આગળ વધારે નીકળી ગયું આગળ અને છતાંય ખબર ના પડે હું એક કરું છું એમ ધમ્ભ કરતા હોય ખબર ના પડે દંભ વર્તમાન પાડે દંભ ભજન કરે દંભ ભજન કરાવે દમથી ઘણું બધું થાય દંભે દેખાવ થોડું સારું વાત એમ લાગે કે હરિભક્તો હોય ત્યારે થોડું સારું તો રહેવું પડે ને નહીતર એમનો પગ પાછો પડી જાય સત્સંગમાં પણ થયો તો દંભ તમે નેચરલ તો નથી સહજ તો નથી જ ને તમે આવ્યા એટલે તમે માળા લીધી સરખા બેઠા કે થોડું જે તે તમે કે સાધુ આવી રીતે રહેવો જોઈએ ભલે પણ તમે એમ ચોવીસ કલાક તો રહેતા નહોતા જ ને સંત નો અવગુણ ના આવે સત્સંગ અવગુણ ના આવે સારા માટે હું આ ધમ્પ કરી રહ્યો છું અને દ્રોહ કરતા હોય પરસ તમે આ બધા જે આપણા સત્સંગ વિવાદો આ તે બધું થતું હોય મોટા લેવલ ઉપર એમાં એકબીજા એકબીજા કોઈ संप्रदाय ना द्रोह करे के सत्संग द्रोह करे भक्त ना द्रोह करे एक बीजा सतो द्रोह करे नहीं उछली उछली पड़े शुका। आ चार दो सत्संग में अखंड बेसो तो ओ क्या ओप्ते अंतर्मुक्त थी विचारे पूरी सात्विकता के मारा मैं तो साबड़ा पी मनन मनन न अर्थ पोता विचार करे तो सूझे बात आए क्रिया करे विचार करे हूँ ये करते સાથો સાથ જેમ કે સજાવે અને વારે વારે જોતા જાય વધારે ઘસાઈ નથી જતું એક બાજુ ધાર ઉતરી નથી બીજું બાજુ ટેપર નથી થઈ જતી જ રાખે જોઈએ જ રાખે તો જ સરખો અમે એકદમ કાતર કે એવું સજાવી શકે દરજીની કાતર તો કેટલી બારીક સજાવી પડે બ્લેડ જેવી કરવી પડે આમ પણ બધું જોતા નથી આમ ઉતારી નાખે કાંઈ ને મેળ પડે કે એવું એટલું સૂક્ષ્મ પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરે તો આ દોષ પકડાય ત્યારે પોતાના રડારમાં આવે કે એટલે હું જ નિંદા કરું છું હું જ ઈર્ષા કરું છું હું જ દંભ કરું છું હું જ દ્રોહ કરું છું પોતે જ સ્વાધ્યાય કરે સ્વાધ્યાય એટલે શું પોતાનું અધ્યયન ત્યારે આ દોષ ઓળખાય સમજવા જેવું છે એટલે કબીર સાહેબે કીધું છે ને બુરા દેખ ને નહીં ચલા બુરાને મિલિયા કોઈ ઘટ ભીતર દેખીયા તો મૂશે બુરા ને કોઈ મૂજશે બુરા પણ છતાં આ ચાર દોષ છે ચલો ખૂબ પોતે મુમુક્ષુ થઈને વિચારે તો ઓળખાય તો જાય પણ એક દોષ એવો છે માથા પછાડી મરી જાવ સહજ રીતે ન ઓળખાય કથામાં ડૂબી જાવ ચોટલી સુધી તોય ન ઓળખાય અંતરમુખ થઈને ગમે તેટલા સાત્વિકતાથી વિચાર કરો પણ એક દોષ એવો છે કે અવળા થઈ જાવ તોય ના ઓળખાય કે મારામ છે અને એ દોષ છે અહંકાર ગમે તેમ કરો ઓળખાય નહીં આંખો નીચે ને આખોથી વિચાર જ તો અંદર ઉતરી ફાંફા જ ઓલો જડે જ નહીં તમને તમને એમ જ લાગે છે જ નહીં મારા અહંકાર ક્યાં કિરો કેદી કર્યો કોની લાગે જ નહીં તમને જડે જ નહીં હજી સુધી કોઈના દુનિયા ક્યારથી થઈ ત્યારથી નથી જડ્યું હવે આપણને જડે સાજુબી ની વાત છે આ જડે જ નહીં ગમે એટલી નહીં ત્યારે આપણે એમ કહેવાય ને દોષ ઓળખાય તો સત્સંગ કરો પછી શ્રવણ કરીને મનન કરો તો દોસ્તો ઓળખાય જાય એ બધા ઓળખાય દોષ અહંકાર ઓળખાય જ નહીં સત્સંગ કરો ગમે તેટલું મનન ચિંતન કરો સાધુને ન ઓળખાય તમને ના ઓળખાય એક જ રીતે ઓળખાય કોઈક ઓળખાવે તો જ ઓળખાય બીજો કોઈ રસ્તો નહીં અને એ કોણ ક્યારે ઓળખાવે કે જ્યારે આપણે પૂરા સમર્પિત હોઈએ દાસ થઈને એની પાસે આપણે વર્તીએ અને એટલા આપણે એના પેલા દાસત્વમાં ભાવથી જીવીએ તો એ ઓળખાવે નહી તો સામો થાય अच्छा दासत्व समर्पण अत्यंत एम कोई पड़दो नहीं कोई भेद नहीं आय काम, काम करे एम वायर ना छेड़ो एक वाल जेट नखो पड़ जाए तो अवाज तर सुधी आए यु अंतर न हो तेरेज कोई के तो ओम पाछू छे तो एक स्टेप रेज ओ तो ओ एटू नहीं पोते ओखता है त्यार ओख નતર સાવ એકદમ એકાકાર થઈ ગયા હોય ઓળખાવે છતાં પોતે ઓળખવા ન હોય તો ના ઓળખાય એમ થાય સ્વામી મોટા છે આપણને કીએ આપણે સાંભળી લેવાનું કેટલી એકદમ વાસ્તવિક વાત છે લગભગ આમ જ થાય આવે અવગુણ આવે એને સલામ પણ પોતે એ તો ન જ વિચારી શકે કે મારામાં અહંકાર છે आटला स्टेप पार कर पी आटल समर्पण आटला एकाकार जराय भेद नहीं मरी टुकड़ा कर नाखे तो अहंकारो न करे एटल समर्पण होता ओगे तो अहंकार ओखाए नहीं आ दोष न करव शू जालीम जाम दोष अहंकार शिवलाल भाई बोटादना के सुखीन के श्रीमंद કેટલા ધનવાન કેટલી સેવા ગુણાતીતાલભાઈ ની કે છે અને પાછું લાખો રૂપિયાની સેવા કરનારા આગેવાન હરિભક્ત નહી મોટી સેવા કરનારા કઈ ના કહેવાય એની જ વાત આવવાની છે જો કે આપણે બહુ નહીં લઈએ પણ એ વાત એ જ છે કેવાય ને શિવલાલભાઈ ને નતર કેમ કેવાય કારણ કે બધા લગભગ મોટાભાગે ઘણા એવા શિવલાલભાઈ સત્સંગો હોય છે પણ એમણે ગઢપુરમાં જે અત્યારે ગોપીનાથજી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે એ બધો જ ખર્ચ શિવલાલભાઈ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ પાસે પધરાવ્યા શ્રી જાય શિવલાલભાઈ ભાવનગરમાં રઘુવીરજી મહારાજ ની ધામધૂમથી રાજાશાહી થી પધરામણી ભાવનગરના મહારાજા એ શિવલાલભાઈ સાથે ખૂબ સારો ગરો નવ લખા શેઠ એટલે શેઠિયાઓને તો મહારાજાઓ ખૂબ રાખે જ તેમણે જેમ કહ્યું એવી સવારી સાથે ભાવનગરમાં રઘુવીરજી મહારાજની ખુબ શોભા અને એવી રીતે સવારી કાઢી જય જય કાર કરાયો રઘુવતી મહારાજનો સ્વામિનારાયણ સંપ્રદાય રાજ આપતું હોય તો સે લોક પછી એમ સ્વીકારે કે ભાઈ આ બરાબર છે પણ ત્યાર પછી જયારે જુનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી જેવા દંડવત કર્યા ને ગુણાતીતા સ્વામી આંખ ફરી શિવલાલ બેઠા ગમણા સ્વામી મને કહે છે શિવલાલ આવ્યો બહુ સારું થયું સત્સંગ કામ સારા કર્યા ને કરજો ये जगह तो सामी क्याव केव तारा जीव सा तो अर्धो सत्संग्रियो ते मन में एम थे कि मैं गढ़पुर में हरिकृष्ण महाराज पधरा भावनगर मधुवीर जी महाराज पधरव्या बहु मोटू काम कर तारा जीव सामें जो અર્ધો સત્સંગ રહ્યો છે શિવલાલ ને આપણે તો ખાલી ઉત્સવમાં સામેલ થયા હોય તો વિચારો બદલાઈ ગયા છે અહમના કોટા આવી ગયા છે ત્યાંય કેટલાય સંતો મળ્યા છો એમાંય સન્માન થયા છે કોઈ શબ્દો નાખ્યા છે બધા શબ્દો મનમાં ઘૂમે છે આ તો આરપાર દેખે ને कोना को शब्दों मगज में पड़ी गया विचार कर भगवान साधु दिव्य बुद्धि शू तक फेर पड़ी गेलू थी गहु मोटा काम कर उलटा सूल्टा शब्दों गया है ये मगज में पकड़ लीधा सांख्य तो रोज नहीं भाग थे काढ़ी नाखो हे छ महीना मरी सात साब तेरे पेलाह एव चोखो थो बापा सेवा फल <laughs> कैरे कहवाणु के समर्पित यहाण जड़े बहु कठन है કહી લઈએ અને સાંભળી લ્યો એટલે ભાવ સારો હોય તો સાંભળી લે કે ના સ્વામી નહીં કે બીજું કોણ કે બસ ત્યાંથી પૂરું થઈ જાય ગણાય ને કોઈ વઢિયા થઈ કે પછી આપડે એને પૂછીએ ભાઈ તમને ખોટું નથી લાગતું ખોટું લાગવાના સામે એમાં શું હોય એમને ઘરે ગમકાવે જ છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જોવા માટે બધા ગયેલા ટોળા વળી જોતા ભયંકર ત્રાળ નાખી એટલી બધી નજીક આવીને ત્રણ નાખી પેલો કઈ વિફરી ગયો લગભગ પચીસ ત્રીસ જણા હતા બૈરા છોકરા બધા એવા પુરુષો ને પડી ગયા એમાં એક જણ ઉભો રહી એટલે એ લોકો જે કર્મચારી તો એમણે કીધું કે સાહેબ આ બધા ગોથા ખાઈ ગયા તમને કઈ થયું જ નહી તો આવી ત્રાળું તો ઘરમાં રોજ સાંભળું છું એટલે મને કઈ અસર ના કરે એટલે બૈરા છોકરાઓના મેણા ટોણા ખાઈ જ છે સમય તો તમે કહેવાય તો બહુ સારું કહેવાય પણ સુધારો ના થાય બહુ કઠણ છે આ બહુ એટલે કઠણ છે કઈ લેવું એટલે સાંભળી લેવું સભાની વચ્ચે પણ આપણે કઈ લેવું કે સાંભળી લેવું એટલાથી પૂરું થઈ જતું નથી પછીથી બહુ મોટું કામ શરૂ થાય છે અને એ શિવલાલભાઈ એટલું સાંભળીને દોષને તરત આત્મસાત વિચારીને કાઢવાનો કરતા છે પ્રયાસ હવે જરા સારું નહીં હોય મોઢામાં પાણી આવતું છે તો સોપારીનો કટકો આમ તો ખાય નહીં કાંઈ એક સોપારીનો કટકો ના સોપારીનો કટકો ત્રેખડીયો જ હોય ત્રિકોણ જેવો એ છે આમ દાંતમાં કટ દઈ પડે અને વળી પાસે ચડાય આમ કરે કટ દઈ થાય આને કોઈ સાધુ હતા એમણે કીધું ક્યું કૂતરું હાડકુ કરડે છે ગળી જાય સોપારી ને ટકો આખો ગળી જ જાય ખબર જ ના પડે મારા મોઢામાં હાડકું હતું પછી શિવલાલ ભાઈ ઉભા થયા ના સ્વામી એ કૂતરો હું છું કે હું અત્યારે સભામાં હાડકું કરડું છું થૂકી આવ્યા મોડું સાફ કર્યું અને સભામાં આવીને બેઠા આટલું હોય ત્યારે કહી શકાય ત્યારે એને વિચારે અને એના અહંકાર પોતે ઓળખે અને આવો અહંકાર છે કારણ કે તમે જો સૃષ્ટિ પ્રકરણ જોશો ને તો પ્રધાન પુરુષ બ્રહ્માંડના અધિષ્ઠાતા એનાથી આખો વિરાટ બ્રહ્માંડ પેદા થયું વિરાટના અને જીવ પ્રાણી માત્રના ચોવીસ તત્વો જે છે શરીરના પિંડના બ્રહ્માંડના બેના એનું મૂળ કારણ અહંકાર પેલા પેદા થાય છે પછી એમાંથી ચોવીસ તત્વો થાય છે હવે આધાર જ આપણા સર્વનો અહંકાર છે બ્રહ્માંડનો પણ અને સર્જનના બ્રહ્માંડનો અને આપણો ચોવીસ તત્વો આખું નીકળે છે પેલા અહંકાર થાય એમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થાય છે એમાંથી પછી ઇન્દ્રિયો અંતઃ દેવતાઓ બધું એમાંથી પછી પ્રગટ થાય છે હવે એ અહંકાર કેટલો પેલો હોય પાયો છે કોઈ બહુ સરસ વાત કરી કે આપણે જયારે માણસ માણસ માત્ર માતાના ઉદર બહાર આવે છે ત્યારે જેવો એ જન્મ થવાનો થાય ને એ જ વખતે માયા આવી અને એ બાળકના કાનમાં એક મંત દીક્ષા તો પેલા માયા જ આપી દઈએ અને મંત્ર આપી દે છે એ મંત્ર એ છે તારા જેવો કોઈ બીજો નથી હોસ હવે આજે પકડાઈ ગયો આખી જિંદગી એમ જ રહે છે મારા જેવો કોઈ છે જ નહીં આ માયા પેલા દીક્ષા કરીને આપીને મોકલે છે અને સતત એને ગુંજે છે મારા જેવો કોઈ નથી મારા જેવો કોઈ નથી શેઠાણી એ કીધું કે જા બજારમાં જા અને તારા શેઠનું સારી રીતે મોઢું દેખાય એવો અરીસો લઈએ ત્રણ કલાકે પાછો ત્રણ કલાક રખીડો ને અરીસો નહીં કેવી રીતે અરીસા જોયા જેમાં જોવું એમાં મારું જ મોઢું દેખાતું શેઠનું મોઢું ક્યાંય દેખાતું જ નહોતું વાત સામાન્ય પણ ઉપદેશ અસામાન્ય છે આપણને બધે હું જ દેખાય છે હું જ દેખાય છે ફિલોસોફીનો પ્રોફેસર કેમ પોતાનું હું મોઢું મુ પોતે જ કેમ દેખાય છે તમે જોયું બહુ સરસ આ બધી વાતો સાંભળતા સાંભળતા થોડું મનન ઓળખાશે તો નહીં જો અહંકાર પણ એ થોડું મનન કરવાનું કે આ વિચારવા જેવો છે તો એ પ્રોફેસર દર્શનશાસ્ત્રના ભણાવતા હતા પેરિસની કોલેજમાં એમ એમણે કીધું કે બચ્ચો સ્ટુડન્ટ પ્લીઝ લિસન ટુ મી સાંભળો વિશ્વનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ માણસ હોય તો તમે જોય કોઈ ના એ હું છું વિશ્વનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ ઓલ ઓવર વર્લ્ડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો માણસ હોય તો હું છું એટલે વિદ્યાર્થીઓ પાછા દર્શનશાસ્ત્ર ના ને સાંભળી ફિલોસોફર એમ કહ્યું સાહેબ સિદ્ધ કરો તમે કેવી રીતે કહી શકો હું વિશ્વનો શ્રેષ્ઠ માણસ છું અને એમાં તો સિદ્ધ કરવાની વાત આવે સિદ્ધ કરી બતાવું બેટા જુઓ આ આખી પૃથ્વી વર્લ્ડ એમાં તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ કયો તો કે સાહેબ એ તો ફ્રાન્સ જ હોય ને અવસરને પોતાનો દેશ જ આવે પૂછે શ્રેષ્ઠ દેશ કયો તો આપણે કારત ફ્રાન્સ જ હોય ને સાહેબ ફ્રાન્સની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિટી કયું પેરિસ જ હોય ને બીજું કયું સિટી બરાબર પેરિસ અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યા તમારી દ્રષ્ટિએ કઈ તો કે વિદ્યાલય કારણ બધા વિદ્યાર્થીઓ વિદ્યાલય જેટલા છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્યાલય કોણ તો આપણી જ વિદ્યાલય હોય ને સાહેબ अपनी विद्यालय में कई शाखा कई फेकल्टी में श्रेष्ठ उत्तमोत्तम उत्म दर्शनशास्त्र दर्शन शास्त्र श्रेष्ठ मेष्ठ भावना साहब तब एम हू विश्व नो श्रेष्ठ मनस छु आम अहंकार घूसी जाए દાખલા દલીલો બધું પણ એ આવે એ જ્યાં જોઈને મારું જ મોટું દેખાય છે હનુમાનજી સંજીવની લેવા ગયા હનુમાનજી તો આપણે કેવાય એમાં વાત ઉપદેશ માટે છે બાકી એને કઈ કોઈ દોષ નથી સંભવતા લીલાઓ છે પણ બતાવે છે સંજીવની લઈને તમે જાઓ ને કેટલી માથા કૂટે કેટલી બુદ્ધિ કેટલી પેલી વિના એટલું તો જાણતા જ હશો ને એ સંજીવની આખો પહાડ ઉચકીને લાવ્યા ત્વરા એ ગયા ત્વરાથી આવ્યા એટલે ઝડપથી ગયા કારણ કે જો સૂર્યોદય ની કિરણ પડી જાય તો સંજીવની ઔષધિ કોઈ કામ કરે નહીં અને રાવણે વિક્ષેપ નાખવામાં કઈક બાકી રાખ્યું નહોતું પણ હનુમાનજી મુંજાએ ત્યારે અંજની માં આવ્યા શું બેઠા બેઠો તો કે સંજીવની માં તો દીવા જલતા હોય બધી વનસ્પતિ દીવા રાવણે કરી નાખ્યાલા બોલો એ કઈ ઓછી માયા હનુમાનજી મુંજાઈ ગયા તમે કયો છોડ લઈ જાઓ અને અંજની માતાજી આવ્યા કે તે મારું દૂધ ધાયો છો કે કોનું પથ્થર ઉપર ધાર નાખો તો પથ્થર ફાટી જાય છે અને તું વિચારમાં પીડ્યો છો હમણાં પેલાના પ્રાણ પીડાય છે તો શું કરું શું કરું શું આખો પર્વત ઉપાડી દા આને પૂંછડાની લપેટ મારી ઘેચ તેને મચટકી મારી ગોફન થી કાંકરી જેમ ઉપાડ્યો ઉછાળે ને આખો હનુમાનજી લઈને ત્યારે હનુમાનજી હું નંદીગ્રામમાં ખાડો કરીને ભરતજી બેઠા હતા એમણે જાણી મેસેજ તો મળ્યા હતા કે અત્યારે લંકામાં યુદ્ધ છે એને જાણ્યો કે આ કોઈ રાક્ષસ છે આખો પહાડ ઉપાડીને જાય છે મારા પ્રભુના સૈન્ય ઉપર કે ત્યાં નાખશે કેટલા લોકોને મારી નાખશે ફણા વગરનું બાણ ના નાના જવા દીધું ગરવા કિયો નો એક ટાંગ તોડી દારો શિયા રામજી સે ગર્વા કિયો સોના જે ફણા વગરનું બાણ માર્યું ડાવા પગમાં આવ્યો ને રામ કઈ ને સાથે હનુમાનજી નીચે આવ્યા આટલો સંકલ્પ કર્યો હું નતો શું થાતુ નાખતું નથી હવે પેલા જે બધા જે છોકરાઓ આવતા આમતા જ્યાં જઈ ત્યાં જયારે ભૂત બહુ બધા વળગતા હોય ઓછું થઈ ગયું ભૂત ને ભૂત શું વળગે કઈ પવિત્રતા રહી હોય હનુમાનજીને નીચે પછાડ્યા આ બતાવવા માટે છે ઉપદેશ માટે એવા હોય તો એક માઇનેટ એમ કે સંકલ્પ થઈ જાય કે હું ન હોત તો હું ન હોત તો બીજાની તો ત્યાં ગણના છે એક બહુ શિલ્પકાર એવો શ્રેષ્ઠ કોટિનો તો એને સ્વપ્નમાં ખબર પડી ગઈ કે આવતીકાલે બાર વાગ્યે એને કાળ લેવા આવવાનો છે એને ફટાફટ માટીના એવા પૂતળા નવ બનાવ્યા દોરાનો એની વચ્ચે પોતે બેસી ગયો કે આમાં કોઈ ઓળખી જ ના શકે કોને લઈ જાય વાત સમજાવવા માટે છે બાકી તો કઈ આવું થાય માટીને ન ઓળખે ને જીવતા ન ઓળખે એ તો ગોથા ખાઈ જાય ને બધી પણ વાત મેસેજ બહુ સરસ છે નવ પૂતળા કરીને વચ્ચમાં ગમે ત્યાં એ નવ ની અંદર ગમે ત્યાં બેસી ગયો પણ કોઈ આમ જનતા કોઈ જોવે તો ખબર જ ના પડે આમાં કોણ પેલો છે બધા સજીવ લાગે એક સરખા દસ કોણ આમાં પેલો કલાકાર છે અને કોણ પૂતળા છે એ જડે નહીં એ માણસોને ગમ પડે જ નહીં હા અમેરિકામાં એક વાર ગયા તા અને પછી નીકળ્યા એક જગ્યા ગયા તા ત્યાં બેન્ચ હતો માણસ બેઠો હતો રાહ જોયું રાહ જોઈ છે હરિભગત આજે મને કે ત્યાં શું ઉઘાડ આજે આંખ ઉઘાડે તો આપણે પૂછીએ મને કે મીણ નું પૂતળું છે આ નહી ઉઘાડે એટલો આમ એકદમ વિચાર થાય પછી એ આખો મેળના પુતળાઓનું જ આખું મિર્ઝિયમ હતું પછી ફરતા હતા તેમાં એક સરસ આમ પુતળી એટલું સરસ અને મેખી આ હા હા હા હા હા શું વાત છે તમારી સામે ફિરો मैं तो, तो जड़ क्या निर्जीव क्या खबर पड़ती थी आप वखाणे चढ़ी गए हा हा हा हाला नव पुतला कर બાર વાગ્ય દૂધ લેવા માટે આવ્યો પણ ફાંફા મારીને બે પાછા નહી માલિક વાત તો સાંભળો ત્યાં દસ જણા એક એવા બેઠા છે એમાંથી કોને લેવો ખબર નથી પડતી અને એકને લઈને લઈ લઈએ તો આખું પછી તમારું જે રજીસ્ટર છે ને ગોથા ખાઈ જશે એવું એવું છે દસ કલાકાર સાથે બેઠા છે એક સરખા છે પકડવો કોને કલાકાર જેને પૂતળા બનાવ્યા છે ને સલામ કરવી પડે ભૂલો સાંભળે છે ને સલામ કરવી પડે પણ શું પૂતળા બનાય છે પણ એક જરાક ખામી રહી ગઈ છે પણ હવે જો કોઈ માણસ આજુબાજુ હોય કલાકાર આજુબાજુ હોય તો આપણે બતાવીએ આ ખામી છે હવે કોઈ છે નહીં તો કોને બતાવું આ ખામી છે એ ખામી કીધી વોલાનો એ ઉછળ્યો અહંકાર ઉછળ્યો હું બનાવું એમાં ખામી એટલે ઉભો છો શું છે ખામી બસ આ જ હાલ આજ જ ભૂલ રહી ગઈ છે બીજી એક કઈ પકડી લીધો અટવાયે છે મચ્છિયાઓના ફૈબા ચરિત્ર તો જાણીતું છે સમજવાની વાત એમાં મજાની છે એ વસંત પંચમી પંચમી ના મોટા મોટા હજારો માણસો પાંચ છ પરમંશો શ્રીજી મહારાજને ફૈબા લાડ લડાવે પોતાની સંપત્તિ છૂટી મૂકી દે બધા મુખમાં આંગણા નાખી જાય એવા ઉત્સવ ફૈબા મચ્છીઓમાં કરાવતા મચ્છીઓ ગામ અને મહારાજ પણ એટલા બધા ઘેલા એના હેતમાં પ્રેમમાં કે કોઈ પાણીમાં કે દૂધ હાજર થાય આટલી બધી બધાની સેવા કરે બધા એને મુખે ફૈબા ફૈબા થાય મહારાજ પણ ફૈબા ફૈબા કરે ફૈબા એટલે એક આદરણીય વ્યક્તિ કેવાય તો મહારાજ બાળકની જેમ એની પાસે લાડપડ કરે એક વસંત પંચમી ઉત્સવ થયો સંતોને ભક્તોને રાજી કર્યા એટલે મહારાજ ખુદ રાજી થઈ ગયા ફૈબાને કીધું જોજો કેવું સમર્પણ છે સમર્પણ પછી તકલીફો હોય છે એ સમજવાની વાત છે શું ખોટ છે એ આમાં જોવાની છે એટલે મહારાજ રાજી બહાઉ થઈ કે ફૈબા તમે આજ માગી લો તમે માગો તે આપી દઉં મહારાજ આપશો હા હૈ વા તમે માગો માગો આપી દઉં મહારાજ જો તમે માગવાનું કહેતા હોય આપવાનું જ કહેતા હો તો મને આપી દો તમે આ શિયાળામાં ઠંડે પાણીએ સ્નાન કરો છો મારું હૈયું કકડી જાય છે મને આજથી વચન આપો કું ક્યારેક ઠંડે પાણી શિયાળામાં સ્નાન નહીં કરાવો महाराज के फैवा फैवा ते मार्ट माग्य मे चालो बीज वरदान आप महाराज मो हाँ मो फाज ते नको एकादशी ना उपवास करो मारू रोहाड़ रोहाड़ू बढ़ी जाए महाराज आज पी कोई दिवस नहीं करो प्रेम जेल आपे ए ते प्रेम जमान महाराज महाराज के फैवा तो मार्ट मागेरा कई मगो सुवर्ण ना अलंकारों घरे बे महाराज ते अंगीकार करता तो आज थी मैंने वचन आप जो भक्त लाभ प्रेम थी भाव पूरे चौथी वार महाराज कीधु फै तब अमरा मगोरा कई मगी लो हूँ तमने कहु छुराग महाराज मगो हा मी जाओ महाराज मगो फ महाराज तब कैक खुले पगे भक्तों पास दौड़वा दौड़ जाओ आज पी मैंने वचन आपो कजड़ी के कई पेरिया वगैरह धरती पर पग नहीं मूकू तुम खुला पगे फो मारू हैयू ककड़ी जाए भगवान हारी गए ફરી પોતા માટે કશું માગ્યું પરમશો આવી ગયા છે મહારાજ પાછળ થી આવે છે માણકી ઘોડી ઉપર બેસીને સાથે પાર્ષદો છે મેલાસણ માંથી નીકળવાનું થયું દરબાર ગોંદરે ઉભા છે આંચમાં બોરબોર જેવડા આંસુ છે મહારાજ ત્યારે દરબાર ઉત્સવ ત્યાં છે અને તમે અહીંયા કેમ कारण के फैबा दीकरा ये दरबार की दीकरी परणवे जरा प्रसंग हो त्याम छो आसू के महाराज मेरे घेर पगला पछी जाओ अत्यार न रोक दरबार ना महाराज ए बिचारे गाय ना उद्धार करो विचार गरीबड़ी गाय न करता जाओ कौन महाराज मारी दीक जीव कोर रड़े यही है हाँ महाराज आ जीव कोर बे बार ढग थे गया अरे दीक तू आई के मैं मवतर तुले मेरे दर गुर्जर करे भूल हूँ आई घरे पियर आम क्या सुधी बैठी रहो मार बापू कोचवाय से हूँ पोचवाच मे हो तब क्यों ते रीते मफी मांगू अरे दीक જરાય ન પહોંચે દરબા તો રડતા બાપ તો દીકરી કરતા વધારે જ રડે આવે તમે જાણો છો આવા પ્રસંગોમાં એને બિચારી શું કરું દીકરી એવી વસ્તુ છે કે વડ પીપળો નથી ત્યાં ડાળી ગમે ત્યાં કાઢી રોકી ગયો એટલે તમે ચોંટી જાય એ તો લીમડાનું ડાળખું છે એ કાપું ન ચોટે તો તોટે શું કરવા મારા વચન આપ્યું કે જીવ દીકરી શાંતિ રહે કરુણા સુધી અંજલ નહીં બસ ધરપક આમનું માને જ અને આમણે કીધું ત્યાં સુધી અંજળ નહીં લઉં આવ્યા ફળિયામાં આવ્યા માણકી પ્રવેશી ગઈ જય જયારે મેંડત આવ્યા બંદીજનો ગુણગાન ગાવા માંડાય તો રાજાશાહી છે મહારાજા આમ હાથ કરો બધા બંધ રાખ્યા ફૈબા સામે આવી ગયા હાથમાં ફૂલ લઈને મોતીઓ માળા ને બધા કરવા માટે એક વાત માનશો અરે મહારાજ તમારે મને પૂછવાનું હોય તમારે હુકમ કરવાનો હોય પણ માનશો ફૈબા અરે મહારાજ તમારે હુકમ કરો પણ માનશો ત્રીજી વાર કહ્યું ચમકારો થઈ ગયો વચ્ચે મેલાસણ આવે મહારાજ તમારી સો વાત માનીશ એક વાત નહીં માનું મહારાજ કે મારે એ જ મનાવવું છે મહારાજ એ તો હું નહીં માનું ફેબા તમે બોલો છો હા મહારાજ હું પોતે બોલું છું વિચાર કરો લ્યો બોલો હે અમારે એ જ મનાવવું છે મહારાજ કે ફૈબા માનો નહીં તો પછતાશો અમે અહીંયા રહેશું નહીં મહારાજ એ તો તમારી ક્યાં સુધી માણસ જડ થઈ જાય છે પણ હું એ અભાગણીનું મોઢું જોવા માંગતી નથી હા હા હા હા મહારાજ છે તમે એને અભાગણી કયો છો હા મહારાજ મારા માટે અભાગણી છે મેં એના નામનું નાઈ નાખ્યું છે મારા ઘરમાં એનો અભાગણી પછી બીજા શબ્દો બોલી એનું મારા ઘરમાં પગ નહી હવા તો સાંભળી લો આજથી મચ્છિયાઓનું અંજળ હરામ છે કારણ કે અમે એને વચન આપ્યું છે અને મહારાજ નીકળી ગયા સંતો પંક્તિ પાડીને શિરોપુરીને જે કાંઈ સ મિષ્ઠાનો તૈયારી હતી મહારાજ આવે ને જય બોલાય અને જમવાનું હરે થાય એ જ વખતે મહારાજની માણકી પ્રવેશેને હાથમાં તાળી પાડી સંતો સબૂર થજો હા મહારાજ પથ્થરમાં ભોજન પીરસાઈ ગયું તો હેઠું ઢોળી નાખજો અને ફાચા પથ્થર જોડીમાં નાખીને હાલી નીકળો કારણ કે મેં મચ્છીયા ના હરામ કર્યા છું હરા હાહાકાર થઈ ગયો હરિભક્તો થાળીઓને ઠેબા મારી મારીને ઉભા થઈ ગયા સંતો પથ્થર ને રગદોળી કોઈ ધોયા ન ધોયા નાખી દીધા ક્ષણ ની અંદર રાદીપો દૂર થઈ ગયો બોલો અને સંતો હાલી નીકળ્યા આગળ મહારાજ પાછળ સંતો એ ગામમાં શું થયું છે વિચાર કરો ત્યારે પછી ફૈબા ને થઈ ગયું કે લે ખરેખર મને એમ કે નહીં જાય મહારાજ પણ એવા પડખે હોય ને તે લઈમાં એક જણ હોતો હોય એમણે કીધું કે આ તો સામે છે ને વેશ કરે હમણાં પાછા આવશે આવા બહુ પડખે બહુ હેરાન કરનાર ફૈબા ઘડી ધીરે જ રાખી ગયા પણ આ તો બધું ઊંધું પડી ગયું પછી ફૈબા થયું કે આ તો બાજી આખી ઉલટી થઈ ગઈ અને દોડ્યા ફૈબા માથા પછાડતા આવે અરે કોઈ મહારાજને મનાવો અરે મહારાજને રીજાવો કોઈને મોકલો મુક્તાનંદ સ્વામી તો માં કહેવાય એમની પાસે જાઓ એમને રોકોને કયો ફૈવા માથા પછાડે છે મહારાજ વિનંતી કરો મહારાજ પાછાઓ તમે જેમ કેવો ફૈબા કરવા તૈયાર થઈ જાય છે ત્યારે મુક્તાનંદ સ્વામી એ કે ફૈબાને કહેજો કે આ ચુંદડી સહજાનંદ સ્વામીની છે ફઈબાજી નથી અમારો બાપ ના પાડી દેતો પછી મુક્તાનંદ સ્વામી એને મનાવા ના જાય म करने पड़े त्यादी कोई व्यक्ति जाती समझ सकता पी कोई दिवस महाराज मच्छिया गया आज जो ते जो मच्छिया उज्जल प्रदर्शन स्थान तेरे रौनक नहीं है ફરી જીદ્દી સ્વભાવ આટલો જ આપણે મેસેજ લઈએ છીએ શું પણ આપણે આગળ પણ કહ્યું છે જીદ છે એ તો અહંકારની દીકરી છે આ યાદ રાખવાનો અહંકાર હોય ત્યારે જ જીદનો જન્મ થાય છે પાલે પોષે છે मूल में अहंकार कई रीते आटला उत्सवों थ महाराज वखाणता हो चार चार वरदान मू कम भाव वर्तता हो, भावे हो गुंजारो आटल बढ़ू अहंकारोंगर शिवलालो दरक ने मोड़ना होइए ते यह विचार करो मार बहुत सूक्ष्म मार्मिक बात पकड़वा आटलू होता सजानंद स्वामी कही शक्या अहंकार कॉटो काटे छो આટલી ખામી હોય છે વિચારવાનું એ છે સામો માણસ વિચારે છે આવ્યો છે પણ જીભ નથી ઉપડતી આટલું બધું હેત છે નહીત પણ શિવલાલ થવું કઠણ હોય છે શિવલાલને જ કહી શકાય કે શિવલાલ તારામાં આવી ગયો છો સાવધાન થશે અને જો એર ગુણાતીત બાપે ન કહી હોય તો શિવલાલ ભાઈ ક્યાંય ફરી ગયા હોય તમે નહીં માનો પણ જૂના ત્યાં સુધી ઇતિહાસમાં એવો વિવેચન सूक्ष्मीते हैं कदाच धीमे धीमे जुनागढ़ जता बंद जात जुदीज रीते फंटाई जा स्थिति न परिपक्व था गुणात बाप ने पोता बाधी न थो रा सहजानंद स्वामी सेवाको तो यहां आ बु आडु आए ये, ये तोड़वात બાકી તો એના તમે જુઓ ને ખાલી કળશે પાણી નીકળ્યા એટલે જાજરું પણ ટોયલેટ જવા ખુલ્લામાં જવા ને જૂનાગઢમાં હતા ને ખાલી બપોરે પછી નીકળ્યા છે જાજરું રસ્તામાં સોનું વેચાતું હતું આ તો સોની દીકરો તે આ એક સોનું વેચાતી અહીંથી લઈ લીધું નજર પડી ગઈ આ તો અત્યારે તો ઉછળે જ છે કે ભાવ એક જગ્યાએ સર સોનું લીધું બીજી જગ્યાએ આપી દીધું દોઢસો રૂપિયા બચ્યા એ જમાને વચ્ચે અને જાદરુ પાણી આવીને પાછા આવીને દોઢસો રૂપિયા કોથળી સ્વામી પગમાં મૂકી બપોરે જમીન નીકળી ગયા તા સ્વામી છે શિવલાલ તો સ્વામી બે ભૂમિ ગયો તો વિચાર કરો ઝાજરૂ જાય એ આવતા જતા દોઢસો રૂપિયા કમાઈ જાય આવડત જોઈએ દ્રષ્ટિ જોઈએ નહીતર હોય ખોઈને આવે ઝાજરૂ છે ને ભાઈ કેવા હશે બધા ધંધા કરવા વાળા એમ આ દોઢસો રૂપિયા એમાં મળાય હવે મોતિયા લાડુ રહી રસોઈ સંતો બધાને તેની જૂનાગઢમાં ત્રણસો હાડા સંતો પાર્સદો રહેતા બે બધાને રસોઈ મોતિયા કરીને જમાડો સ્વામીએ ઠેબુ મારી દીધું એટલે લઈ લે તારા રૂપી મોતિયા ભાયા નથી મોતિયા તો કૂતરાના નામ હોય છે સ્વામીજી મોતિયાના મોતિયા તો કૂતરાના નામ હોય છે અમે મોતિયા લાડુ નથી ભાઈ आ कथा वर्ता छोड़ी तू क्या क्या गो तो हम अमेर तू ला दे बीजे सत्संग मुकी रूपया कमा गय हजी तेम माल बनाये सो मन ढूंसा ढगलो पड़ो तो तू बजार निकले तेम थे वेची पैसा कमा न तो सोना में के सोनू मना અને તને કેમ વેચવાનો ખરીદવાનો ધંધો કરવાનો અહીંયા જુનાગઢમાં સત્સંગ કરવા આવ્યા પછી તને આ કેમ થયું ઘણા દક્ષિણમાં જાત્રા કરવા જાય બે ત્રણ ટ્રક કાચી ખરીદતા અને આ વેચીને એમાંથી ટિકિટ ભાડા કાઢી નાખે બોલું જાત્રા આપણે જાત્રા હક નથી ઘણા લોકો એમ ફરવા જાય સવારે પણ ઉઘરાણીએ કરતા એ ફરવા જવું ન કહેવાય ફરવા જવું ને દર્શને જાવ દર્શને જાવ ઘણા મંદિરમાં કથા બેઠા મોટી મોટી કથાઓ બેસે ને એમાં પાછળ બેઠા બેઠા ઘણા એકબીજા દીકરા દીકરા કરી નાખે જાય ને એટલે એ કે ભલા માણસ તમે અહીંયા શું માણો તો અહીંયા જ કરાવે એનો તર્ક જોયો તમે એ કે અહીંયા જ કરાય કથામાં જ કરાય કેમ તો કે અહીંયા આવતા હોય ને એ જ છોકરા છોકરી સારા હોય એટલે અહીંયા જ કરાય હવે એનો તર્ક આમ જોવા જાય સાહેબ પણ કહેવાની વાત છે કે આપણે જે કરીએ એમાં આપણે ડૂબતા નથી હવે જે પૈસા ધક્કો મારી દેતા હોય સત્સંગને જેની માનતા હોય એને કઈ શિવલાલ પકડી રાખવાની વાત નથી પૈસા તો દેતો જ તો નહી એને તો ભ્રમરૂપ કરવો પણ ફૈબાને કોઈ કહી શક્યું નહી ખુદ સજાનંદ સામે પણ કહી શક્યા નહીં સમર્પણ વગર કેમ કેવાય દાદા ખાચર ને તમે ક્યાંય એક નોંધ વાંચી છે દાદા ખાચર વિના વાંકે ગગલા અનંત દાખલાઓ છો તો દાદા ખચન બોલ્યા જ નથી બે ગુણ દાદા ખચન અદભુત એક ક્યારે સામુ બોલવું નહીં અને બીજું ક્યારે કોઈ પ્રકારની ચિંતા નહીં કોઈ પ્રકારની ચિંતા કેટલા હુમલા આવે કેટલા બધા લાભ લશ્કર આવે ભાવનગર રાજ આખું વિરોધમાં પડી જાય કેટલા મારાઓ આવે ગમે ત્યાં એને ક્યારે દોડીને મહારાજને કીધું અક્ષરો અર્ધી રાઈ એ મારા જાગો જાગો ઉપાધિ આવી કોઈ દિવસની ગોતી ગયો તમે સાહિત્યમાં એ લાદા ઠક્કર ને કારભારીઓ ને એ બધા જઈને મારા વાત કરે દાદા ખચરી બેઠા હોય તોય નહીં કે મારા ધ્યાન દેજો નહીં કરે કીધું છે ક્યાંય બોલો છો દાદા ખચરી ગમે એવા એને ક્યારે કોઈ કીધું નહીં અને એ તમે નથી જાણ્યું કે ક્યારે શસ્ત્ર ઉપાડ્યું હોય કે હુમલો આવ્યો છે કે મારા તમે તમારે બેસી રહીજો હું બેઠો છું નડવાનું કઈ નહીં બસ થાવું થાય કઈ છે જ के विश्वासों बात थम था तीस वर्षी रहे अहंकार तोड़वा समर्पण आगे त्यार इलेज शंकराचार्य जे कीधु मूधन जन यौवन गर्व हराती निमेशा અહંકાર ઘણા પ્રકારના છે ધનના છે રૂપના છે વિદ્યાના છે બલના છે શસ્ત્રના છે શાસ્ત્રના છે આવડતના છે કલાકારીગીરીના છે નૃત્યના છે સંગીતના છે અનેક પ્રકારના અહંકારો છે ને એમાં ત્રણ અહંકાર છે ને એ ધનક કાઢ અને ત્રણ શંકરાચાર્ય મૂક્યા છે મૂરુ ધન ધન યૌવંગ આ ત્રણ અહંકાર મારી નાખે ધનોબ છે પણ ધનજપન જ કાઢ નાખે સમજાઈ જાય આપણે ધનો એમાં ત્રણ જ ધનનો યૌવનનો અને જન કે સગા સંબંધી કોઈ મોટા માણસોનો પરિચય કે શિષ્ય સમુદાયનો આના બધાનો માનનારાઓનો એનો આ ત્રણ નો અહંકાર છે એ ધનક નાખ ત્રણ અને બધા સાહિત્યમાં પાછું આ બધું કહેવાય છે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એક એકમ અર્થ અનર્થાય કિમું અત્ર ચતુષ્ટયમ આ બધા એવા છે કે મારી જ નાખે પ્યોર વિશ ધતુરો એવો છે તેને ધતુરો કે કોઈ પણ વસ્તુ કનકને સંસ્કૃતમાં ધતુરો થાયતુરાબ કનક એટલે ધતુરો અને બીજો અર્થ કનક એટલે સોનું જોયું તમે ધતુરો એટલે કનક કનક એટલે ધતુરો એ માણસ પીવે તો જ ગાંડો ચડે થાય ને મત ચડે આ સુવર્ણ એટલે ધન સંપત્તિ એવી છે પીવાની વાત નથી જુએ એટલામાં મત ચડે એટલે આ ધતુરા કે નશા કરતા પણ આ ખરાબ ચીજ છે અત્યંત ધન નો ગર્વ ન કરો આવે તો આવે પણ એનો ગર્વ ખતરનાક છે સમજો ને ધતુરો ઘણી જોયો નો ધતુરો શું હોય કે ધતુરો એટલે શરાબ છોડવો છે જુઓ ધન નો પ્રાથમિક શરૂઆત હો ધન ગર્વ આવે એટલે પેલું શું થાય તો પ્રદર્શન બહુ કરે દેખાડો બહુ કરે ધન નો ગર્વ થાય એટલે પ્રદર્શન કરવા માંડે સંપત્તિ યોગ અને જન એટલે લોકોનો મદ ચડે ગર્વ ચડે તો આડોળાઈ કરવા માંડે પેલું લક્ષણ સાવ સાવ પ્રારંભિક પૈસાનો મધ આવે પેલો એ દેખાડો કરે લોકો માનનારાઓ શિક્ષણો સગા સંબંધીઓ માતા પિતા કોઈ પણ જે ગર્વ આવે તો માણસ આડોળાય મને કરવો એ સરખો ન કેમ મારે મિનિસ્ટર ની ઓળખાણ મુખ્યમંત્રી સાથે સીધો કનેકશ આડોળાઈ જ કરે તમે જોજો મોટા માણસ નો છોકરો એ આ પોલીસ ને છે એની પાસે પેલો શું કેવાય લાય છે આડોળાઈ કરે સીધી વાત ના કરે તમે જોયું તમે પેલો આ અને યોવન નો લક્ષણ ગર્વ ચડે એટલે પાપ કરે આ ત્રણ યાદ રાખવા જેવું છે ધન ગર્વ થાય એટલે દેખાડો કરે લોકોનો અહંકાર ચડે લોક માનનારાઓનો તો માણસ આડોળાઈ કરે અને યુવનનો ગર્વ ચડે તો પાપ કરે પૈસો આવે પેલું શું થાય કે અને આ એક વસ્તુ અને જયારે ધનનો મધ પાકો મંડે થવા પ્રાથમિક સ્ટેપ દેખાડો કરે અને જેમ જેમ અહંકાર ધનનો વધતો જાય તો પેલા ત્રણેય છે ને આમાં એકમાં આવે એ પછી દેખાડો કરે આડોળા કરે પાપે કરે એવું હા હા ઓલ ઇન વન એ બધું આમાં કરે પણ પેલો દેખાડો કરે જો તમારે ગામડામાં થોડીક મગફળી કે કપાસ સારા પાકે એટલે તરત ચો ગળી આવી જાય એની ગળી ઉપર એની ઇન્કમ ખબર પડે આપણને ગામડામાં ખાલી ચોયણીથી રંગી હોય ગળીથી શર્ટ ન રંગી હોય તો સમજવાનું મગફળીમાં કમાણો છે તપાસમાં થઈ ગયો છે અરે શર્ટમાં અને ચોયણીમાં બે માં ગળી આવ્યા એટલે સમજી લેવાનું કે કપાસમાં અને મગફળીમાં બે ને ફાવ્યો છે અને પાઘડીને જયારે ગળી લાગી જાય તમે સમજવાનું સાથે જીરામાં પણ થાવી ગયો છે આ આપણું થર્મોમીટર છીએ આ એટલે પૈસો આવે બંગલા સારા ગાડીઓ સારી ફલાણું બધું એવું બધું સહેજે થાય કરવું શું તો લોકોને કેમ ખબર પડે કાની પાછળ પચાસ કરોડ છે એ ખબર કેમ પડે ખબર પડવા માટે કઈ કરવું જ પડે એટલે બસ સ્ટેન્ડ ઉપર એક બેન છે ને ઉધરસ બહુ ખાતા હતા એટલે બાજેવાળા ભાઈ હતાન બઉ ઉધરસ ખાવ છો તો શું કોઈ સાડીના વખાણ નથી કરતું એટલે ઉધરસ ખાવું છું એમ કે સાડી સારી પહેરી છે તો મને આગળ ઉધરસ બંધ થઈ જાય ધ્યાન ખેંચો એક જણા છે ને જૂના જમાના બહુ બનેલી વાત છે ગામડા મુંબઈ જાય કમાણી કરે અને ગામડે આવે ચાર છ મહિને આવે આવે એ કેટલા કમાણો છે ને તરત ખબર પડી જાય કેવી રીતે ગામને ચોરાવી બેસે પછી કઈ પણ વાત નીકળે ને નાના એમ નથી આમ છે લાગે બસો રૂપિયા શરત બસો કમાણો ગામને તરત ખબર પડી જાય જેટલા કમાણો ને એટલી શરત બોલે પ્રદર્શન થા મુંબઈમાં બનેલી વાછી કલાકાર નું નામ હું ભૂલી ગયો છું ફિલ્મ જગતમાં ઇન્ડસ્ટ્રીમાં એ કોઈ કલાકાર એક્ટર એ એટલું બહુ જૂના વખતની વાત છે ઘણા વર્ષો પહેલા પચાસક વર્ષ પહેલાની વાત છે મેં વાંચેલું યાદ રહી ગયું નામ ભૂલી ગયું છે પણ એવાના યાદ રાખને કઈ જરૂર નથી આ રોજ ભૂલાઈ ગયું અને બનેલી વાત કે એટલું બધું કમાણ હોય અચાનક વિચાર કરજો તેને એટલું બધું થઈ ગયું આ મારે પાછળ તે ફૂલો ફૂલાઈને તે એક દિવસ રૂપિયા સો સોની નોટો હોય ને એની પથારી કરી અને એના ઉપર સૂત્ર આ હા રૂપિયા કે વિસ્તાર પર હમસો પણ સાહેબ બનેલી વાત એ થયું ને કોણ જાણ પછી શું થયું ભાગ્ય રીસાયું હાવ કંગાલ થઈ ગયું આ લક્ષ્મીનું અપમાન કર્યું ને આવું સાવ રીત સર ખાવું પડે એવા દાડા આવ્યો અને એમ જ મરી ગયું એટલે બહુ ધ્યાન રાખવું બહુ પ્રદર્શન સારું નહીં બહુ ગર્વ પણ સારો નહીં દોલત છે લાત મારી ગયું ગર્વ નહીં સારો આપણે ફૂલનજી કાગડા વાત કરતા પૂરી લઈ ઉભો તો ઝાડ ઉપર બેઠો તો એ શિયાળે જોયો કે પૂરી લઈ લીધા જેવી છે દેવે તો કેમ આપે અને શિયાળે ગુણગાન શરૂ કર્યા શું કાગડા તમારો કંટ કોઈલ પણ શરમાવો એવા તમારું ગીત સાંભળવા માટે હું તો તડકું આજે અચાનક ભેડા થઈ ગયા એક માલ કોન્સ એક સરસ તરસ સુનાવને કાગડાને એમ થયું કે કોઈ મારા ગળાના વખાણ કર્યા નથી અને આજે એક આ શિયાળભાઈ વાત કરે ખરેખરો અને એને માલ કોશું પાડ્યું પૂરી પડી ગઈ શિયાળ ખાઈને કાગડો હજી જોવે છે પૂરી ક્યાં ગઈ આ ફુલનજી સામે એક નોંધ લીધી છે વડોદરામાં લલુ બોદર કરીને કરો બહુ મોટો ધનાટી હતો તે અતર વેચવા વાળો આવ્યો તો હવે વેચવાળા કિમ્યાગર હોય ને તો એ વખતે પેલો લલ્લુ બોદર નાતો હતો એમણે કીધું શું છે ભાઈ તો કે અત્તર છે પણ મોંઘું ત્રણસો રૂપિયાનું એ વખતે એક નાની શિશિ ત્રણસો રૂપિયા જમાને આ અત્તર છે તે કઈ નહીં આ તો શું છે આખા ગામમાં ફેર્યો ગાયકવાડ સરકાર પાસે ગયો તો એમણે કીધું આટલું મોંઘું અતર તો લલ્લુ બોદર લે બીજું કોઈ ના લીએ એમ લાવ ત્યારે ત્રણસો રૂપિયા ગણી દીધા અને બેઠો તો ત્રણસો રૂપિયાનો ઉતર એમને માથે નાખી નાઈ નાખ્યું બોલો ગુણા કીતા કે આવાય લોકમાં ફૂલોણજી મીર્યા હોય છે તો ગટરમાં નાખી દીધું આમનું આ બધા પ્રદર્શન છે અહમ છે હરે હરે શું થાય બહુ વિવેકથી ધન સાથે કામ લેવું જોઈએ અને એમાં સમજવું જોઈએ સમજવાની થોડી આ બધું વ્યવહાર હોય એટલે બધું કરવું પડતું હોય પણ થોડી સાવધાની સાથે એક મુંબઈ નો એક સુરતનો એક અમદાવાદનો ત્રણ જણા ક્યાંક એક રિસોર્ટ ઉપર ક્યાંક બેઠા છે કોણ જણા સુરત વાળા શું ચડી ગઈ સો રૂપિયા નોટ કાઢી બીડીની જેમ ભૂંગળું કરી બીડીની જેમ ફૂંકી ફૂંકી મારી સો રૂપિયા નોટ સુરતી ખુરતી લાલો સો રૂપિયાની નોટ ને ભૂંગો વાળી ની બીડીંગ જેમ કઈ ભૂકી નાખ્યો અરે મુંબઈ વાળો ગાયચો ગાય પાંચસો રૂપિયા ની નોટ કાઢી ભૂંગળો વાળી ને ભૂખ મારીને ભૂકી નાખ્યું નાખી બિલ્ડિંગ જેમ ભૂકી નાખી અમદાવાદ વાળો બેઠો તો પાંચ નો ચેક લખ્યો ભૂંગળો વાળી ને ભૂકી ને મારી પ્રદર્શન કર્યું પણ ગણતરી કેવી મારી સલામ અમદાવાદને એમ મારું કહેવાનું શું છે પૈસો આવે થોડો વ્યવહારમાં રહેવું પડે લોકની પ્રમાણ કાંઈ કરોડોધિપતિ માણસ હોય એને લ્યુલાન લઈને નીકળે સારું લાગે તીતી ઘોડા જેવું લઈને નીકળે સારું લાગે એને સારી ગાડી જ વીસ પચીસ લેવી પડે લેવી પડે પણ છતાં ગર્વ ન થવો જોઈએ કોઈ વિઘારી નીકળ્યો હોય તો આવ ડેટા બેસી જાય આ મારો અધિકાર છે એટલો જ તારો છે તું ભગવાનનો દીકરો છે હું ભગવાનનો દીકરો મને આજે ભગવાને સારા દિવસો આપ્યા છે તને મારો પ્રભાવ આપે ભાવનગરના દિવાન સાહેબ પટણી સાહેબ હતા મહેસૂલ ભરવા માટે ગામડાનું મેલા ગેલા કપડાં પહેરેલો ખેડૂત હોય એને મહેસૂલ આપવા માટે આવ્યો એની કેબ એની ઓફિસમાં દફતરમાં તો બિચારો ખેડૂત એ થેલી મૂકી નીચે બેસી ગયો પટણી સાહેબ ઉભા થઈ ગયા ના ના ના ના બાપ બાપા આ ખુરશી ઉપર બેસ ના ના ના સાહેબ ન્યા મારાથી બેસાય તમારી હાર્ય મારે ખુરશી ઉપર ના બેસાય તમે ક્યાં મારા બાપ તમે ક્યાં હું ગામડાનો માણસ અભૂણ અભૂત બે બળદ ને ત્રીજો હું મારે તમારી હાર્ય બેસાય પટણી સાહેબ કે મહા ના બાપા તો હું એઠો બેસું ના ના તમારે સાહેબ ના બેસાય અમે તો આને નહીં નહીં નહીં નહીં તમે અહીંયા બેસો તો જ હું અહીં બેસું ખુરશી ઉપર કેમ કે આજ હું તમને નીચે બેસાડું તો ઉપરવાળો કાલે મને નીચે બેસાડી દઈએ હું તમને જો આવી રીતે નીચે બેસાડું તો કાલે ઉપરવાળો મને નીચે બેસાડી દે મારા બાપ તમારે લીધે એને ઉજળા છું આવી ખાનદાની પણ તમે વિચાર કરજો એક આવી કઠણ છે પૈસો આવે અને પદ આવે બે વસ્તુ એવી છે કે માણસ માણસ વચ્ચે ડિસ્ટન્સ વધારે તારે તો જુદો પાડી તમને કોઈ પણ ખુરશી મળે મેં બહુ જોયા છો આ મિનિસ્ટરો જયારે ચૂંટાયા ન હોય એક પેલા જયારે આવ્યા હોય આપણા કોઈ ફંક્શનમાં તો સાવ કપાસ કોથળા જેવા ઢીલા રીતસર તમે જોજો મારે એકદમ તમને રીતસર નામ આપી શકું મેં તો આ બહુ દર્શન કર્યું છે દર્શન સાવ કોથળા ને પગે લાગે ચાલ ન તમને એમ લાગે કે સાહેબ આપણા પગમાં પડી ગયા છે હાવ ગાય જવા સભામાં બેસીએ તો હાવ ગાય જવા અને પાંચ દિવસ પછી રિઝલ્ટ ખુલે અને જયારે મિનિસ્ટર હોદો થઈ પછી આવે ટાઈટ થઈ જાય બોલો અને બેસે તો ખુરશી ઉપર આમ બેસે આમ છતી અને આપણે આમ જોવે આપણે એનો બાપ માર્યો હોય આમ એટલે અમે શું તારું બગાડ્યું છે અમે તને મત દીધો એ જ ભૂલ કરી પણ પછી જો ડિસ્ટર્વ થઈ જાય અને પૈસો આવે એટલે લોક થી જુદો પડી જાય આ બે જુદા પીડા દૂર થઈ ગયા ને એટલે ગરીબની પરિસ્થિતિ શું છે એને ખબર જ પડે એટલા બધા તમે ઊંચાયા જાઓ પ્લેનમાં ફરવા માંડો અને તમને નીચે દેખાય જ નહીં ને સામાન્ય માણસ ક્યાંથી દેખાય કીડા મકવા જેમ જીવતા હોય ગરીબ દેખાય તમને એક જણા ભાઈ કીધું ક્યાં જાય છે દીકરો અમેરિકા હશે જતા હશે પ્લેનમાં બેસીને જવાનું હોય અને જાત જાતના ડોસા ડોસી બધા આવીને વાતો કરે એમાં એક જણાજી આવીને ગયા એને બેટા મેં તો એવું સાંભળ્યું છે પ્લેનમાં બેસે ત્યાંથી જવે ઉપરથી તો નીચે માણસ તો મકડા જેવા લાગે એવડા પ્લાન માં બેસી ગયાકોડાચું છો એ કે પ્લેન માંથી ઉપર થી જોઈએ તો નીચે માણસ મકોડાવા લાગે બોલ કે હજી પ્લેન ઉપડ્યું નથી મકોડા છે હજી પ્લેન એમ બેઠું છે અહિયાં લેનમાં બેઠા ત્યાં મકવાડા મીંડા દેખાવા પડે એટલે બધા ઊંચે વ્યાજ હોય પછી નીચે નથી દેખાતું આ પદ અને પૈસો બે એવા છે માણસ માણસી એના સગા કુટુંબ સાથે પણ એ ડિસ્ટન્સ વધી જાય એની સાથે વાત ન કરી શકો એને મળી ના શકો એપોઇન્ટમેન્ટ લેવી પડે ફલાણું કરવું પડે આ કરવું પડે કેટલા ફોન કરવા પડે તેડવા જવા પડે આ બધું ડિસ્ટન્સ વધી જાય છે ને એટલે એને ગરીબોની પરિસ્થિતિ શું છે એ ચૂંટાયા પછી પ્રધાનોને ખબર નથી પડતી એર કન્ડિશન ઓફિસોમાં એને ખબર નથી પડતી કે એકસો પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા જે દાળ મળતી હોય માણસ દાળ સામાન્ય માણસ નથી કરી શકતો કઠોળ મળતું હોય સોસો રૂપિયા કિલો એ કિલો કઠોળ ક્યાંથી ખાય એને ખબર નથી કારણ કે એને તો પંદરસો બે હજાર અઢી થાળી જમવાની રોજ છે એને આ પરિસ્થિતિ તમે કયો ખરેખર આ ચૂંટાયા પછી એ કેમ નથી એ બધાને બધા સમજાતું જ નથી કારણ કે એવા માહોલમાં છે કે એને એ પરિસ્થિતિ મગજમાં નાખવા જાય તોય નથી આવી શકે એમ કારણ કે બુદ્ધિ જ પેલી થઈ જાય છે હું તમને ખાતરી કઉ તમે બહુ જ એકદમ આમ હાઈ સોસાયટી હોય એવી ઓફિસ એવી બધી શોપ ને એવા બધા બિગ બોલ બિગ બજાર ને એવું બધું તમે બે કલાક ત્રણ કલાક ફરો ને અને એમાં રહ્યો ને તોય તમને પછી છે ને આમ આમાં બહુ બધું ઓળખ્યું નીચું નીચું પછી નજરમાં નહીં આવે આ લોકો ને એટલે નથી આવતું આ પૈસો અને પદ એ માણસ થી માણસથી જુદો કરી રહ્યા છે વિશિષ્ટ થવામાં શિષ્ટતા ગુમાવી દે છે વિશિષ્ટ થવામાં શિષ્ટતા ગુમાવી દે છે યાદ રાખો કે ઇન્દ્ર મહારાજા ઐરાવત હાથી બધા હાથીઓને એક સૂંઢ હોય પણ ઐરાવતને સાત સાત સૂંઢો હોય અને એવા ઐરાવત શ્વેત હાથી પાછો અૈરાવત બધા તો કાળા હોય બ્લેક હોય એવા શ્વેત હાથી ઉપર અપ્સરાઓના ગાન નૃત્ય દાન છતાં થતા ઇન્દ્રની સવારી નીકળી છે ચાલી જાય છે ઓહો હવે એની સવારીમાં તો શું કહેવાનું ગંધર્વો નફ્સરાઓ નૃત્યના સંગીતના સમ્રાટો કહેવાય નૃત્યના એ બધા એ ગ્રેડના એવી સવારી આલી એ દુર્વાસા મુનિ નીકળ્યા છે એમણે જોયું ઇન્દ્ર મહારાજ નીકળ્યા ત્રિલોક અધિપતિ કહેવાય આપણે સન્માન કરવું છે એના કંઠમાં સરસ મજાની કમલની પુષ્પની માળા એટલે એમને થઈ ગયું ક્યાં ભાગ્યશાળી છે ધનપતિ છે ત્રિલોકનો અધિપતિ છે પાલક કહેવાય દેવ છે સતક્રદુ સ્વયજ્ઞ કરનારા છે આપણે ઋષિ છે સન્માન કરીએ તો પોતાની પુષ્પની માળા જેવો હાથી નજીક આવ્યો પણ આ તો મધમાં અંધ પૈસો સંપત્તિ શ્રી હામું ના જોયું ઇન્દ્રએ પણ આમણે પુષ્પો માળા ધીમેથી આમ ઇન્દ્ર ઉપર જવા દીધું ઇન્દ્ર લઈ લીધી પણ કોઈ આદર ન કર્યો નમસ્કાર ન કર્યો સત્કાર ન કર્યો ગર્વ પૈસાનો સંપત્તિનો જો શું કરે છે એટલે એમણે જેમ તેમ જોયું ન જોયો માથે ન અડાડી ઘણી આપણે કોઈ જગ્યાએ દેવસ્થાને ગયા આપણે એનો પ્રસાદ ન જમવો હોય તો ન જમીએ કારણ કે તામસ દેવતાઓ એ બધું હોય તો આપણે પ્રસાદ નિષિદ્ધ હોય કે ના આપણને ન ફાવે તો પ્રસાદને આમ વંદન કરી લેવાય આપણે કઈ વ્રત હોય એકાદશી હોય અને આપણને કોઈ આમ પ્રસાદ આપવા આવે તો આપણે એમ ન કહેવાય આ યાદ શીખવા જેવું છે ઠાકોરજી નો આપણે પ્રસાદ આપણી પાસે થાળી લઈને કોઈ તમારે વ્રત હોય ઉપવાસ હોય કે તમે કઈ ન જમતા હો તો ના ના એમ ના કહેવાય ઠાકોરજી પ્રસાદ થાળીને વંદન કરાય પ્રસાદ વંદન કરી લેવું અપરાધ નથી કોનો પ્રસાદ છે પ્રસાદ વંદન કરી લેવો નમસ્કાર પ્રણામ આમ પણ હું નહીં લઈ શકું આવી ગયું પણ પ્રસાદ ઠેલી અપમાન એટલે આપણે માળાતી હોય તો કમસે કમ ઇન્દ્રિયાને આમ લાડા આડીને સત્કાર કરી મૂક્યો તમારે આવી એટલે લઈ લીધી દુર્વાસા સામે કઈ જોયું નહીં અને હાથી ના ઉપર મૂકી દીધી હાથી તો હાથી પ્રાણી છે માથે કઈક મુક્યું એટલે આથી લઈને ફૂંટમાં લીધું આમ લઈને પછી આમ કરી નીચે પગની નાખીને કચરી નાખી આના દુર્વાસા મગજ ગયો એ તો ભયંકર ક્રોધ મૂર્તિમંત ખીજમાં ખીજમાં એટલો હોઠ જ ખાઈ ગયા છે કચકચાવી દાંત કચકચ કરીને ખાઈ ગયા હોઠ એટલો હોઠ છે જ નહીં દુર્વાસા હે મૂર્ખ સંપત્તિ ના મધાંડ અધિપતિ તને કોઈ કહેનાર છે કે નહીં ऋषिओं अपमान करे हूं दुर्वाशात्रीनंदन हूं कोई बीजे ऋषि पुत्र न थी। थी माला आपने तू मार आरस्कार करे तू आ संपत्ति ने पद ने लायक नहीं तमामि सीद्धि ऐश्वर्य बल ऐश्वर्य सुख संपत्ति सुख सकता भ्रष्ट थी हमें उन्द्र ने खबर पड़ी का હાથી ને ઝૂક્યાવામાં વગર કૂદકો મારી બેઠો આવ્યો અને દોરા સારા પગમાં પડ્યો મા તમને ગોળ હા કોઈ બીજો ઋષિ ગૌતમ હતો તે તું અહલ્યા ત્યાં ગયો ને આને બધી પુરાણની ખબર હોય ગૌતમ ત્યાં ગયો એ ઋષિ મૃદુ ને કોમળ છે શિલવાન છે એ માફ કરી દે હું કૈલાસમાં રહેનારો છું અવકાશ માર્ગે કૈલાસમાં ગમન કરી ગયા ઇન્દ્ર જોઈ રહ્યો બોર બોર જેવડ આંસુ પડી આકાશ અને ભાઈ ધીમે ધીમે બધે જ સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ અપસરાવ આ બધું જ સાગરમાં વિલીન થઈ ગયું અને બલી મહારાજે પછી પૃથ્વી ઉપર દુષ્કાળ મીંડા પડવા ઔષધિ માં રસકસવી વનસ્પતિમાં રસકસાઈ ગયા વરસાદ થવા નહીં કે સાપ લાગ્યો ત્રિલોકની સંપત્તિ વાત કરી હતી ખાવા ના મળે તો લોકો યજ્ઞ શું કરે યજ્ઞ ન કરી ઇન્દ્ર પોષણ કેમ પામે એટલે ધોત્યાય ઢીલા પડી ગયા નબળા થઈ ગયા અને પછી બલિ મહારાજ હવે એ તો બધું ખાય પણ લેર કરાય ઋષિ સાત્વિકો તો અંચ ને ખડધાન ને ખાઈ યજ્ઞ કરનારા એ મેં કર્યો હુમલો અને ભલે મહારાજે ચડાય કરી ત્રી રાજ લઈ લીધું અને આ બધા રખડતા થઈ ગયા દેવતાઓ મારી ન નાખે એ શસ્ત્ર ચલાવવાની કેવડ ન રહી હાવ એવા એટલે ક્યાંય ખબર પડે એટલે દાનવો હાલે તો હાલે તો આ ધરાવો ધ્રુજે એટલે ખબર પડી જાય આવ્યા એ ગુફા ઉધરી જાય લપાતા લપાતા કેટલા વર્ષો વયા ગયા પછી કઈક મેસેજ આપ્યો એની મમ્મીને અદિતિને મેસેજ આપ્યો આ છોકરાઓ અમે બધા હેરાન થઈ ગયા છીએ આવી ભૂલ થઈ હવે કરો કઈ પછી ભગવાન વિષ્ણુ મેસેજ પહોંચાડ્યો એમણે કીધું આવો મુલાકાત કરવા માટે મેદાન પછી એમણે કીધું ભગવાન એની દારૂણ કથા સાંભળીને ભગવાન વિષ્ણુ તો પાછા દયાળુ પણ છે હશે તમારી ભૂલ થઈ છે દેવતાઓને દાનવાનો આ એક ડિફરન્સ છે કે જયારે એને આવું થાય ત્યારે ખબર પડી જાય છે મેં ભૂલ કરી છે અને દાનવો ક્યારેય સ્વીકારતા નથી કે મેં ભૂલ કરી છે બસ ક્યારે અને ક્યારેય ભગવાનને શરણે ગયા જ નથી કોઈ દાનવ એમ નથી ગયો ભૂલ મેં ભૂલ કરી છે ને ભગવાન મને બચાવો નહીં ભગવાન એને બચાવે આ ઘણા લોકો કહે છે ને ભગવાન પક્ષપાતી છે હંમેશા દેવતાઓનું ખેંચે ને દાનવાને દૂઢ ચાટતા કરી દે પણ ઓલા ક્યારેય જાતા જ નથી માગવા અને આ તરત કાંઈ થાય ગમે પાપ કર્યા હોય ને ગમે દાનવો ન કરે ને એવા કામ દેવતાઓએ કર્યા છે આ ઋષિ પત્ની સાથે કરવાનો અને ચંદ્ર હતો ગુરુ બૃહસ્પતિ ઘરવાળીને ઉપાડી ગયું હા કોઈને કેતા નહી ગુરુ પત્ની ચંદ્ર ગુરુ પત્ની બૃહસ્પતિ ની ઉપાડી ગયું થઈ અત્યારે કિડનેપ થાય છે અપહરણ થાય છે એવું નહીં તે બી થતા ઉપાડી ગયું બૃહસ્પતિએ કેટલાય કાગળ લખ્યા પોસ્ટ કાર્ડ લખ્યા મોબાઈલ ફોન કર્યા કશું કર્યું રીંગ ઉપાડે જ નહી જવાબ જ ના આપે ચંદ્ર સમાધાન ગુરુ બ્રહસ્પતિએ મૂકી ગઈ જવાબ એ દરમિયાન એને બે છોકરા થયા એનું નામ બે અશ્વિની કુમાર હા એમના દીકરા એ પછી વૈદ થયા પછી બધા દવા ઓષધ કરતા પછી તો સભા મળીને ત્યાં માં બ્રહસ્પતિ પ્રસ્તાવ મૂક્યો ભાઈ સાહેબ આ બધો છે પછી દીધા પત્ની પાછા બધું થયું સમાધાન પછી આવે પણ આવું થાય ત્યારે ભગવાન ના પગમાં પડી જાય પછી વિષ્ણુ ભગવાને કીધું તમે ભૂલ કરી છે પણ સારું હવે સંપત્તિ તો ગઈ બધી સાગર એટલે સમુદ્ર મંથન કરો ને પછી સાગર મંથન કથા આવી અને દેવતાઓને કીધું કે સાગર મંથન કરો તો કે મારા ધોતિયા નથી રહેતા હાથમાં એમાં સાગર ચીમ ભૂલો હોકે ભાઈ જો એમાં એવું છે આપણાથી ન થતું તો જેને થતું હોય એની ભાઈ બાપા કરી લેવાય આ ભગવાન વિષ્ણુ ની નીતિ છે કે જેનાથી થતું હોય એની સાથે દોસ્તી બાંધો તો કોણ તમારા બધા ભાઈઓ અત્યારે એક થઈ જાઓ ઈ મહારાજ અત્યારે ગરવા દે અમને લટુડા ફટુડા કરો જાવ મનાવો અને પછી મનાયવા છે પછી સરખા ભાગ પડશે અરે મહારાજ પછી અમૃત નીકળશે સંપત્તિ નીકળશે અમૃત નીકળશે એ પછી એ અર્ધો ભાગ તો ઈ પી જાય તો પછી મરે કેમ એ હું વેચી દઈશ તમે શું કામ ચિંતા કરો છો અને પછી ખબર છે ને એ કથા માંડીએ તો હવાર પડી જાય પણ અપમાન થયું દુર્વાસાનું સંપત્તિથી સુખથી સુવિધાથી પદથી બધાથી ભ્રષ્ટ થયા છે ડિસ્ટન્સ વધી જાય છે દેખાડા થાય છે બીજી વાત તમને બહુ મજાની આવભળવા જેવી છે ત્રણેય બહુ મજાની વાત છે धन न गर्व चढ़े नास बेहरोजनो गर्व चढ़े एट मणस बेहरो थे, जाए। बेहरो थे जाए। कान जाए यौवनो गर्व चढ़े एट्लेस अंध थोन ए स्वजन लोग परिचित हो गर्व चढ़े एंगड़ो थे आ त्रय आप इफेक्ट સ્વજન નો ગર્વ આવે મોટા એની ઓળખાય નો આવે એ લંગડો થાય એ પછી કાંઈ પોતે ન કરે મારા મામા મને અમેરિકા તેડાઈ લેવાના છે એ પોતે કાંઈ નહીં કરે અનુચરો કરશે પેલો કરશે આ કરશે તે કરશે બીજાને કરશે લંગડો થઈ જાય બધું જ પરદારું કરાવશે અને યૌવન ને યુવાન ને યુવાની નો મધ ચડે એટલે અંધ થઈ જાય પછી શું કરે છે કાંસ કાંસ ટે શકે એ શું કરશે એ કઈ કહેવાય નહીં એની ગાડી ક્યાં જાય એ કહેવાય ये अंध थी जाए पिशा बांध रे नही दस वर्ष सुधीज म दिशा हो आंकड़ा गणित क्या याद आई बहुत मजा न गणित सात सुधी सत होत सुधी सात वर्ष उमर सुधी सत हो दस सुधी से थोड़ी दिशा पड़े बस पची आग नु गणित पे क्य तो युवा गर्व चढ़े एट मणस अंध थी जाए અને ધનનો મત ચડે એટલે માણસ બેરો થઈ જાય એ કઈ સાંભળે જ નહીં કોઈનું સાંભળે નહીં લેવું બોલો કોઈનું એરિસ્ટોટલ ગ્રીકમાં મોટા ફિલોસોફર દાર્શનિક થયા એ બધા ત્યાગને આની ત્યાંની બહુ વાતો કરતા હોય તો એને ધનાઢ્ય મિત્ર હતો તો એને ગમે નહીં એટલે એ એરિસ્ટોટલનો વિરોધ કર્યો કે તમે શું કામ ધનપતિ નિંદા કરો છો અત્યારે આપણે ખોદની કરી ને એટલે એરિસ્ટોટલ ને કે તમે ધનપતિ નિંદા શું કામ કર્યા કરો છો પણ એ ધન એવું છે કે જાળવવા જેવું છે હું તમારી નિંદા નથી કરતો ધન નહીં કરું છું કે જેમાં જાળવવા જેવું છે એ વાત સાચી હતી પણ હવે આવું હોય એ લગભગ લોકો ગરીબ હોય એટલે એરિસ્ટોટલ પાસે બહુ મૂડી કાંઈ નહીં એમ બહુ જરૂર પડી ગઈ એટલે એનો આમ તો પાછો મિત્ર હતો એટલે એની પાસે ગયા અને એને કીધું તું મેં થોડા રૂપિયા આઠ ઓને મોકો મળી ગયો હવે દે એ ક્યા અત્યાર સુધી ખોઈદ્યું છે હવે અત્યારે સભા છૂટ્યા પછી હું કોઈને કહું તમે આટલું કામ કરજો કરેક્ટ એટલે ગમે તેમ વાત કરે નાઈક નાઈક નહીં બહુ મજા આવ્યો કે ભાઈ મારે બહુ જરૂર છે અને તમે મહેરબાની કરીને મને તમે મદદ કરો નહીં કશું જ નહીં થાય કરી લો એમને પૈસા વગર થાતો જા કહે સાહેબ બહુ મજાની વાત પછી એરિસ્ટોટલ થી રહેવાનું નહીં ને પગમાં પડી ગયું કારણ જરૂર હતી જાવું ક્યાં પેલા પગમાં પણ પગ હવે એનો આવો મિત્ર પગ પકડે એટલે કેવું થાય રાખ રાખ રાખ તારે જોશે તને આપીશ પણ એટલું તો દોસ્ત ખબર પડી ને કે પૈસો છે એ મહત્વનો છે પગે પડીને ખબર પડી એરિસ્ટોટલે જવાબ દીધો ને એ મહત્વનો છે બુદ્ધિ છે ને એમણે કીધું મને એ નથી સમજાણું તમે જે પૂછો છો એ તો એક આવશ્યકતા છે હજી એમનો પકડી રાખે છે પણ એક વસ્તુ મને ખ્યાલ આવ્યો તારે પગે પીડ્યું શું કે ધનપતિઓને માથા ઉપર કાન નથી હોતા પગમાં હોય છે ગેજે ભેજ એટલે ધન માણસનો ઘર વચ્ચે એટલે બેરો નાખે યવન માણસને અંધ કરે स्वजनों ना जय गर्व चढ़े तेरे मणस लंगड़ो थी जाए कि पताभेर चाली बी शक्ति गुमा दिए मत चढ़ी जाए ओहो हो भाई शुभ अद्भुत बात मैं अहमदाबाद अहमदाबाद पास एक आ चरित्र कही पची बात पूरी करमदावाद ना सत्संग महाराज वे वे आम जत જતલપુર જતા હોય આવતા હોય આ બધે જતા વડતાલ જતા હોય અમદાવાદ આવતા હોય તમે અમદાવાદ હરિભક્તોનો બહુ સમુદાય એવો એટલા બધા ભાવિકો મહારાજ ત્યાં જાય ત્યાં બ્રાહ્મણ બેચર બહુ સારા હરિભક્ત આ ચરિત્ર તો મારા બાપને પણ સાંભળવું ગમે એવું છે હા કદાચ આ સાંભળતા સાંભળતા હું અત્યારે કહીશ તો એમની આંખમાં પણ આંસુ આવી જાય એવું છે તો બેચર ભટ્ટ ભાવ ભક્ત ગરીબ પરિસ્થિતિ હોય સામાન્ય નોર્મલ બહુ એલું નહીં મહારાજ એને ત્યાં ધામા નાખે બધાને ઘરે આને પોસાય એ બધી વ્યવસ્થા સમજવી જોઈએ ને એટલે મહારાજ બધાને ત્યાં છે ને વારા નાખી દે સંતો ભક્તોને જમવા માટે મહારાજ માટે પણ સૌ જવને ઘરેથી થાળ લઈ આવે બનાવી અને અહીંયા બેચર ભટ્ટને ત્યાં જ જમે કોઈ ઘરે ન જાય કેવા બેચર ભટ્ટ છે જે વારા કરી નાખો ને બેચર ભટ્ટને ભાર નહીં અને સૌનો ભાવ પૂરો થાય રીએ બેચર ભટ્ટને ત્યાં એ સારા આ હવે એ મહેમદાવાદમાં એક દુર્લભ રાહ કરીને એ પણ એક બ્રાહ્મણ પણ શિવપંથી ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય શિવની પૂજા કરે નાખે ધનપતિ એટલે અઢળક પૈસો પાવડેથી ખપાય એટલો એટલો પૈસો હવે એ રલભ રામ શિવ ઉપાશ પણ એમના પત્ની ઉમિયાબા અને એનો દીકરો હરિકૃષ્ણ અનન્ય મહારાજના ભક્ત એવો સત્સંગ પીધેલો વાત મૂકી ગયો ઉમિયાબાનો સત્સંગ રદરગમાં છોકરો જુવાન વીસેક વર્ષનો હરિકૃષ્ણ પણ સત્સંગ એનો પ્રૌઢને પણ ટપી જાય એવો હરિકૃષ્ણનો સત્સંગ એવો દીકરો લાડલો અને એટલો પાછો રૂપકડો કે ચંદ્રની ચાંદની ખીલી હોય પૂનમની રાતો હોય અને ફળિયામાં જો હરિકૃષ્ણ રમવા નીકળ્યો હોય તો એમ લાગે કે ચાંદની ચંદ્રની આની અંદર ઓગળી ગઈ છે એવો રૂપાળો છોકરો દાંત કાઢે તો લાગે કે ચંદ્ર હસે છે એવો રૂપકડો એવો ગુણિયાળ એવો મીઠો એવો સત્સંગ શ્રીજી મહારાજ સંતો આવે ત્યારે બે ચાર ભટ્ટને જ પીડ્યો ખાલી રાતે સુવા ઘરે જાય પણ બાપ નો એક ગુણ કે એના સત્સંગમાં નડે નહીં પોતે શિવ પણ એટલે મારા માટે ભોલેનાથ બરાબર છે ઓમ નમ શિવાય તમે સદાનંદ સ્વામીને માનો એનો મને જરાય વાંધો નથી એટલો ડાયો અને એમના ગરબાળાનો આગ્રહ થાય તો ક્યારેક સાથે આવે મહારાજ સભામાં વાતો કરતા છે જે આવે દર્શન કરે થોડી વાર વાતો સાંભળીને પાછી ચાલ્યા જાય પણ કોઈ દિવસ મહારાજ પણ એને આગ્રહ ન કરે નહીતર એ તો ખાલી મીટ માંડી તો પૂરું થઈ જાય પણ એ પેલું નહીં અને પેલો કોઈ દિવસ કોઈ ઘણી કહે એના ઘરના બહુ સમજાવે તો કે ના મેં તને કીધું ને તું ને દીકરો સત્સંગ કરો સ્વામી નારાયણ સ્વામિનારાયણ કરો મને કોઈ વાંધો નથી મને નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય હર હરો નમ શિવાય હરિકૃષ્ણ આવ્યો છે અમે આવવાના સત્સંગની તો કોઈ વાત નથી શ્રીજી મહારાજ બેચર ભટ્ટને ત્યાં આવ્યા છે હરિકૃષ્ણ આવ્યો કોઈ નહોતું લાભ જોઈને મહારાજ કીધું હરિકૃષ્ણ કેવા છે માયાળ બેસ બેટા મહારાજ આમ પગ ઉપર પગ ચઢાવીને બેઠા છે હરિકૃષ્ણને કે હરે સાંભળીશ કેવો ભાગ્યશાળી છોકરો એ છે કે મુખણ મુખામ અક્ષરાવધિ અનંત કોટી બ્રહ્માંડો જેની ગણતરીમાં નથી એક લાડલાને બોલાવીને સામે બેસાડીને વાત કરે હરિકૃષ્ણ સાંભળીશ મહારાજ બોલો તારું આયુષ્ય પૂરું થઈ ગયું છે એકવીસ વર્ષના છોકરાને લખપતિ છોકરો લખપતિએ ઓછો પડે એટલો અઢળક પૈસો જુવાની ધોમધોમ યૌવન ભરપૂર સાંભળો જે ત્રણ મધની વાત કરી છે ત્રણેય એના ઘરમાં હોય એવું માની શકાય પણ આને સ્પર્શતા નથી दम छे, यौवन छे, रूप छे, है बधु बाप आबरू है हरिकृष्ण तार आयुष्य पूरू थी गू तारी शूचा अरे महाराज मरा घर में संपत्ति है तुम जाणो हूँ गर्व नहीं कर प्रभु पापनी कृपा है मैं तरी मूर्ति सिवाय बधेर लगे વિચાર કરો જો ધન નો ગરવાને નથી અને એણે શું કીધું મહારાજ હું તો બહુ રાજી થયો કેમ મારા મહાબાપ પ્રભુ આંખમાં મને પરણાવવાનું બહુ કરે છે અને મારે એ વાત કાઢે મને ઝેર જેવું લાગે છે વાત કાઢે મને ઝેર જેવું લાગે છે હવે મારું પુરુષ થઈ જાય છે તો વાત પૂરી થઈ ગઈ વિચાર કરો જુવાની માં આ ત્રણેય વાત થી કેટલો હરિકૃષ્ણ પર છે પૈસો આજના કોઈના પૈસાદાર બાપનો દીકરો હોય તો એ આ કોઈ વસ્તુ સ્વીકારે નહીં ને આવજો પચાસ વર્ષ પછી તમારે શું વેલું મોડું છે કેવો કેવો હશે છોકરો એ અને જો હરિકૃષ્ણ અમે તો તને સાદું કરી દઈ બોલે છે શું આ બોલે છે અમે તો તને સાધું કરી દઈએ તું મારી ભેળો હો મને બહુ ગમે એટલે ભગવાનને ગમે એનાથી રૂડું સૂચવે અને તારું આયુષ્ય નથી પણ આ બધા આનંદ બ્રહ્માંડો કોના હાથમાં અરે મારા તમારા હાથમાં હું આયુષ્ય ફટ નહીં સાધુ થઈને ભેળો રાખું પણ તારો બાપ માને એમ નથી મારો છોકરો સાધુ નહીં એટલે એ કરવું નથી હા તો મારા જ બહુ સારું તમારી રુચિ હોય ઈચ્છા હોય એમ કરો તો મારે તને તેરસ ને દિવસે ધામમાં તેડી જાઓ છો હું તૈયાર છું મારે તારા બાનું કેમ કેવું કેવું કેવું બધું વાતો કરે છે કેવી વાતો કરે કાંઈ ન થાય તો વાતો સાંભળવાની મજા આવી જાય છે તારી બાનું કેમ મહારાજ મારી વાત તમે જેમ કહો છો ને એમ સાધું થઈ જવાનો તો મને સંસ્કાર નાખ્યા છે પણ મારા બાપ ના પાડે એ હકીકત છે એટલે અમે ઘરમાં કઈ વિચારતા નથી મારા મને બહુ નિષ્ઠા પાય છે એ તો મહારાજ ખબર પડે ને ના છે તૈયાર રહેજે બેટા ત્યારસને દિવસે હું તેડી જઈશ ભલે મહારાજ પાંચ દાડા છે ભલે મહારાજ રોમ રોમ રોમ ઝોમ રોમ ઝૂમ રૂમ ઝૂમ કરતા પાંચ દાડા વયા ગયા ત્યારે સવાર ફૂટ્યો સવારે હરે કૃષ્ણ વીઠો નાય ધ પૂજા પાઠ કર્યા પૂજા પૂરી થઈ બા હા મને તાવ છે અરે બેટા અચાનક હા ધાણી ફૂટ તાવ સુઈ જાય ઘડીક સુઈ પછી તને તાવ મોડો પડે પછી મહારાજ પાસે જજે હા ભલે હું સુઈ જાઉં બાને કીધું ને થોડી વાર થઈને બા રસોડા માતા આજે સોગાનો જોબ હતો કે મહારાજને જમાડવાનો વારો આજે એને કેરથી થાળ ન હતો તેરસ ન કેવું આમ તમે જુઓ એટલે એને બાર રસોડામાં હોય અને કેવા કોડ હોય આજ મારે મહારાજને થાળ જમાડવાનો વારો છે આજે આપણને એમ કોઈ કે કાલે આ મારા મૂર્તિ બોલીને એમ કે કાલ તું લઈ આવજે થાળ તો અને એમાં કઈ વિઘ્ન આવવાનું થાય તો કેવું થાય આજે એને જ ઘેરે થાર જંબાડવાનો વારો છે અને એ રસોડામાં મશકુલ એમાં કીધું બા મહારાજ આજા છે એટલે આમને થઈ ગયું કે અત્યારમાં જમવા પધારી ગયા જ્યાં જોવે તો કોઈ નહીં એ બા ત્યાં નહીં ઓસરીમાં નહીં ફળિયામાં નહીં અહિયાં ઘરમાં જઈને જોયું પરિક્ષણ સૂતો છે કોઈ મહારાજ નથી બેટા છે તો નહીં કોઈ બા તમને દેખાતા નથી ના બા સાંભળી લો મને મહારાજ તેડવા આવ્યા છે એમ છું કે હરિકૃષ્ણ ચાલ તૈયાર થઈ જાઉં તને તેડવા આવ્યા છું લ્યો જય સ્વામી નારાયણ હું જાઉં છું અને હરિકૃષ્ણ તેજનો લિસોટો જાય એમ અક્ષરાધીશની સાથે એના ધામમાં સંચરી ગયા એમના બા જોઈ ગયા ઇડિયા નહીં એમના પિતાજી તો નમ સિવાય કર્યા છે એની પૂજા ચાલે એક સેકન્ડ એને વિચાર કર્યો શું કરવું થાળનું શું કરવું બસ તરત નક્કી કરી લીધું થાળ નો રસ્તો કાઢી લીધો સૂતકનું સ્નાન કરી લીધું અને બનાવી ભગવાન શું છે અને આજ હું મોકો જવા દઉં એક બાજુ છોકરાનું શબ પડ્યું છે ભાઈ જનેતા જનની ન ઝીલી શકે ને એટલા જ હડપથી થાળ બના ગીત ગાતા ગાતા થાળ વાલા રમજમ આવો મારે ઘેર ગીત ગાત આજે ઘેર પ્રીતમ આવશે ગીત ગાતા ગાતા થાળ કર્યો સરસ મજાનો થાળ તૈયાર થઈ ગયો સોળે શણગાર સજ્યા લગ્નના મંડપમાં જાય પહેરવાના જેવા વસ્ત્રો હોય ને એવા સોળે શણગાર સજી અને થાળ લઈ અને મારાની પાસે આવ્યા બે ચોર ભટ્ટના પગ મૂક્યો અને મહારાજને કીધું મહારાજ થાળ આવી ગયો છે પ્રભુ અને મહારાજ એકદમ બેઠા બ્રહ્મચારી હાથ પગ દોડાવ્યા મહારાજ બેસી ગયા નથી જાણતા હા બેસી ગયા પણ તરત ઉમિયાબાઈ કીધું મહારાજ એક વિનંતી છે સેવાનો અવસર આપે આજ મારે તમને જમાડવા છે મહારાજ બ્રહ્મચારી બ્રહ્મચારી જરા હટી જાવ બ્રહ્મચારી છેટે આમ બેઠા અને ઉમિયાબાઈ થાલ મૂક્યો મીંડા મહારાજને જમાડવા પંખો નાખે છે મહારાજ જમે છે જમવામાં આવે પ્રેમનો દરિયો છે અને પાછો આ પ્રસંગે એને જે ઉમટ ચડી છે મારા દીકરાને યોગ્ય તપ કરી મરી જાય તો અક્ષરધામ ન મળે એ મારા દીકરાને મહારાજે આપી દીધું એને આજ મને હરખ છે કેવી કેવી મહિલાઓ થાય આ સત્સંગમાં જો એ મને હરક છે એમ પ્રેમથી જમાડે છે પણ એના પ્રેમમાં જમાતા જમાતા જમાતા અને પ્રેમ જ ભગવાન જમતા હોય છે ને આપણે પદાર્થ જમતા હોય છે એ ભગવાન શ્રદ્ધાનંદ સામે એવું જમે છે એવું જમે છે એવું જમે છે જમતા જમતા ભાન રહી નથી મૂળજી બ્રહ્મચારી લાડુ ગણે છે પદાર્થો ગણે છે આ જમે જ જાય છે જમે જ જાય જમે ડબલ બમણું જમી ગયા બ્રહ્મચાર્ય ત્યાંથી બૂમ પાડી એ મહારાજ હવે હા કરો તમારું પેટ ખેંચા મારા પ્રભુ આ રોજ જમો એનાથી બે ગણું જમી ગયા છો હજી તમે ચડો નથી કરતા હે હા જો હવે ચલું કહીએ મહારાજે ચોું કરી લીધું મુખવા સાહેબો થા લઈને ઉમિયા બા પાછા નીકળી ગયા પ્રસાદ લઈને બ્રહ્મચારી મહારાજને હેતમાં ગગલાવા માં કઈ હાન ભાન નહીં રાખવાની જમારનારા આવી જાય એટલે બસ જમે જ રાખવાનું જમે જ રાખવાનું જમે મારા ઉત્સવ સમાયે સાકર મીંડા લાવવા મહારાજ બેઠા સાકર મીંડા ખાવા બપોર ને એક મણ સાકર ખાઈ ગયા બ્રહ્મ થાય હાથ જા લઈને લોકો થોડો બધું ઘાક કરી દીધું કઈ છે સરમ બરમ કે કઈ નહીં આ સાકર ઉતર ઉતરી પીડ્યા છો એ જ છે હે મહારાજ તે આજ સાંધાન ભૂલી ગયા એવું તો શું ભાળી ગયા હતા મારા રાત લજતા લજતા કે બ્રહ્મચારી હું વાત કરીશ ને તો તમારો અહીં થડકો ચૂકી જશે કેમ હરિકૃષ્ણ ને ઓળખું હા મારા સવારમાં દેખાતો નથી નહી તો પેલા હરિકૃષ્ણ આવી ગયો હોય સેવામાં હું ઈ વિચારું છું કે આ સુરજ આથમણો ઉદ્યોગ શું હરિકૃષ્ણ કેમ દેખાતો નથી તો બ્રહ્મચારી સાંભળો એકનો એક દીકરો એનો હરિકૃષ્ણ હા ગુણ્યા આ મહારાજ બહુ સારો છોકરો વાત ન થાય એટલો સેવા ભાવી તમારો ઓળ થઈ ગયો એને એને સવારે ધામમાં તેડી ગયા હે छताए थाल करूर्ति संसार अडिय कशू अरा सिवाय क्या मोहन ममता नहीं ब्रह्मचारी के महाराज मेरी भूल थी कि क्षमा कर महाराज आवा सत्संग में એના ભાવથી દર્શન કરીએ તો આપણા પાક બળી જાય કેવા કેવા છે મારા હા તો બ્રહ્મચારી એટલે જો તમે ના ના પાડી હોત તો આજ કાંઈ વધવાનું નહોતું મહારાજ ધન્ય હો તમને ધન્ય હો ઉમૈયાબાઈ ને ધન્ય હો હરિકૃષ્ણ મહારાજ એકબીજા એકબીજામાં તમે ઓળખોળ છોકરો હવે આ છોકરો ધામો ગયો દુર્લભ ઘેરે આવે એને તો હાઈકારો થઈ જાય કારણ કે જારે જયારે મહારાજ પાસે આવે ત્યારે મારો હરિકૃષ્ણ મારો કુલ દીપક અને બહુ સ્વાભાવિક હોય આ મારો ગડપણની લાકડી વૃદ્ધાવસ્થાનો મારો ટેકો મહારાજ અમારો વંશ એક જ દીકરો ભૂવાનો હોય નવી દીકરો લઈ લીધો દુર્લભરાવને આઘાત તને સમજી શકો છો એની વિધિપતિ થઈ હશે પૂરી ઉગ્રો થઈને મહારાજ પાસે શેરજી આવે છે બીજો કોઈ એવો તો કોઈ હતો ને કે પગમાં જઈને પડે એ વાત્ય સહજાનંદ સ્વામી એને હુંફાળો એના વાહા ઉપર હાથ ફેરવી અને આશ્વાસન આપ્યું મીઠાસને બે શબ્દો ક્યાં બતમા ગાલીને ભેટ્યા એ દુર્લલાભ શાંતિ રાખો તમે તો કાળ એવા શિવના ઉપાસક છો જે સમયે જે થાય છે તે સમયે તે થાય જ છે હા મહારાજ પણ ઘાસ સહન થતો એ સહન કરવો પડે દુર્લભ हाँ महाराज बे तौर दिवस महाराज रोकाया दुर्लभ राम ने आश्वासन ए दुखना प्रसंग में सहजानंद स्वामी आश्वासन कहू हेत थी गय दुर्लभ राम ने सहजानंद स्वामी में आवा कठोर प्रसंग में मैने मवतर की जेम उफ आपी बस ये बढ़ू कणजान हेत थी गयो क्या क्या कड़ थे महाराज पग में पड़े कि महाराज हूँ तो शिव न अथंग उपासक छु महाराज હા જાણીએ છીએ દુર્લભ રામ એટલે અમે તમને કશું કહેતા નથી પણ હા મહારાજ આજ મને આ દુઃખના પ્રસંગમાં જીવતો રાખ્યો છે નહીં તો હરિકૃષ્ણ હરિકૃષ્ણ કરતો કરતો હું પણ મરી મહારાજ હા તમે મને રાખ્યો આ જીવન તમે રાખ્યું કેવાય મહારાજ આ દુર્લભ રામ તમારે શરણે થાય છે અને સત્સંગી કરો દુર્લભ રામ વર્તમાન લઈને સત્સંગી થયા વાહ सरस मजा की बात हम जुजो आ भक्ति आटू मार केव पड़े त्यार पी प्रसंग मजा लै लो अधूरी मूकीश ने आगर। आगर। तो आमने नहीं गमे पीछे तो ये सत्संग करे सत्संग में खोवाता जाए पैसादार हमे जत है हूँ रेंजी फेंजी थोड़ो छु બેચર ભટ્ટ તો દુબળી છે બેચર ભટ્ટ નહીં તો ભક્તિ કોઈ વાત ન થાય તો બોલો તો ગરીબ માણસ અને આ તો પૈસાદાર પૈસાદાર હોય એટલે પોતાનું ધાર્યું કરાવવાનો દરેકનો આગ્રહ રહે છે જેને પાંચ કરોડ દાનમાં આપ્યા હોય એમ જ કે ને કામ કરવું જોઈએ છે ને પોતાનો ઇન્સિસ્ટ આવે છે આગ્રહ આવે આગ્રહ ના આવે તો ઘણા લોકો પંખો આપે છે ને તોય કે અમે કહીએ ત્યાં જ લગાવજો નહીં ખેર નથી આપણે કે કેમ તો કે અમે જોઈએ રાખવું પડે ને અને પાછા એક એક પાંખડા ઉપર ત્રણ પેઢીના નામ લખાવે એના દીકરા એના દીકરા એના દીકરાનો યાવત ચંદ્ર દિવા કરો મોક્ષાર થાય ત્રણ પેઢીના નામ ત્રણ પાંખડા અહીંયા સારું છે એક એક પંખા ઉપર નામ નથી ને ત્રણ પંખડા ઉપર ત્રણ પેઢીના નામ હોય પંખો ચાલુ કરો ત્રણેય પેઢીઓ એકારે ચકરાવે જાય આને કોઈ સ્વીચ ઓફ કરે ત્યારે પંખા આશીર્વાદ હાસ એટલે ત્રણ પેઢી આશીર્વાદ હવે બંધ થયા હવે થયા હોય ત્યારે એટલે દાન દેવામાં વિવેક અહમની ટક્કર થઈ અને બેચર ભટ્ટ બાકીનો સત્સંગ સમાજો બેચર ભટ્ટ કી કરવા વાળો કે ભક્ત છે એમ કી એમ આપણે કરાય આ કે નહીં હું થાય હું કહું એમ થાય અને બેચર ભટ્ટ ક્યાંક એ તો પોતાને નિર્ણય તો બહુ સાત્વિક હોય ને એને લીદે બેચર ભટ્ટની સાથે આંટી પડી ગઈ ઈ ભિખારીનું હું મોટું ન જોઉં ઈ ભિખારીને હું ન બોલાવું હવે આ કેમ ચાલે લંબીડું બહુ આવું થાવા વિખવાદ થઈ ગયો અણબનાવ થઈ ગયો વિક્ષેપ થઈ ગયો ઘણા વખત પછી મહારાજ આવે વ્યા જાય મહારાજ આવે વ્યા જાય એક વખત મહારાજ થઈ ગયો આ વિખવાદ તો બહુ વધી ગયો છે पीछी महाराज ने पताने बेचर भट्ट ते उतारो बंद करवो पड़ो कहीं कर क्या करो जो आए नही बीजा तैं तो आज दुर्लब्राह्म आने घेर ना आवे आए हमें भिखारी तरह नटली हद सुधी महाराज महाराजे पीछे सभाई बाहर राखे ગામ બાર મેમદાવાદ ની બાર એક વડલા ઘેઘુર વડલો એનીચે મારા સભા રાખી અને ત્યાં બેઠા બધા ભક્તો આવ્યા દુર્લભ રા બેઠા છે બેચર બેઠા છે વાત ચાલતા ચાલતા મહારાજ ને કે આ હવે અણબનાવ કંઈક પૂરો થાય તો સારું એટલે સભામાં જ વાત શરૂ કરી કે ભાઈ સ્વભાવ મૂક્યા વગર મારી પાસે કોઈ ને રેવાતું નથી ભગવાન રામચંદ્ર કૃપા કરીને વાંદરાઓને વૈકુંઠમાં લઈ ગયા તો ઠેકડા ડાળી મારી પાછા બધા વીઆ ગયા કારણ કે સ્વભાવ બદલવા પડે આમ વાત કરી બધી સ્વભાવ જ નડે છે બધું સુખ હોય તો માણસ સ્વભાવ દુઃખી કરે છે અને સ્વભાવ સારો હોય તો ગુલાબના ફૂલ જેવો છે સ્વભાવ હોય સૂકા મરચાં જેવો છે સૂકા મરચાનો કોથળા મરચાં કાઢી લીધા હોય ખાલી કોથળો પીડ્યો હોય તોય કોઈ આપણી પાસે આવીને ખંખે તો આખી સભાનું ઉધરસ ચડે અને ગુલાબનો ટોપલો ફૂલ કાઢી લીધા હોય અને છતાંય કોઈ ખાલી ટોપલો કોઈ મૂકી દે નજીકમાં તોય સુગંધ આવે અને કોઈ હટાવવા જાય તો કંઈક રહેવા દે આ સારા નબળા સ્વભાવની વાત છે અને સ્વભાવ છોડો તો જ સુખ આવે સ્વભાવ છોડ્યા પછી સત્સંગનો ભગવાનનો સુખ આવે છે દુર્લભ રામ ગળે નહીં મોટો મહારાજ કે અહંકાર નડે છે અહંકારને પેલા કાઢવો પડે અહંકાર મૂક્યા વગર સત્સંગ પીવાતો નથી ભગવાનને વાલા થવાતો નથી આવું બધું બહુ વાતો કરી પણ દુર્લભ રામ કઈ ગળે નહીં એટલે મહારાજે સ્પષ્ટ વાત કરી કે સાંભળો દુર્લભ રામ સાંભળો બેચર તમારે બેઈને આમ બનતું નથી એ સત્સંગમાં સારું નથી લાગતું તમે વેળા મળીને સત્સંગ કરો તો મહેમદાબાદ હજી આપણો થતો સત્સંગ છે એમાં તમે આવું કરો એ અમને ગમતું નથી અમને પીડા થાય છે અમને મહેમદાબાદ બહુ વાલું છે પણ અમને આવતા સંકોચ થાય છે તમારા ઝઘડા હવે અમને ગમતા નથી અને અમને દુઃખી કરો તો તમે કોને સુખી કરશો માટે તમે આ મૂકી દો અને હળી મળીને અને અહંકાર છોડી દો સત્સમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી ભગવાનથી કોઈ બીજો એના દરબારમાં મોટો નથી આવી બધે વાતો કરી એટલે બેચર ભટ્ટો હતા ને એ તો તરત ઉભા થઈ ગયા આવું બોલ્યા ને મારાથી રહી ન શક્યા બિચાર મહારાજ કૃપાનાથ હું તો દુર્લભ રામને દંડવત કરવું એમ કે દંડવત મીંડા કરવા અને કે મહારાજ તમે રાજી રહ્યું હું દુર્લભ રામના ખાહડા ઉપાડી પગરખાન શું જોડા એ ઉપાડીને મહારાજ કહેતા હોય ને આખી સભાને મારા સાત પ્રદક્ષિણા કરું તમે કહેતા હો તો કરો મને કઈ નથી મહારાજ તમે કયો એવું કરો પણ મારા બાપ તમે નારાજ ન થતા તમે નારાજ થઈ જાવ તમારે શું રહ્યું છે હું એના જોડા ઉપાડું પ્રદક્ષિણા કરું સભા માથે મૂકીને મહારાજ હું એને જોડા ઉપાડ અને કહેતા તો રોજ એના માથે જોડા ઉપાડે આટલું બધું બેચર ભટ્ટ બોલો મેં રોજ માથે મારા જોડા ઉપાડી એનું જ બેસું તો મારા તમે રાજી થાવ એટલે મહારાજ કીધું બેચરભટ બેસો બેસો જો દુર્લભ્રામ આ બેચરભટ્ટ તમારા જોડા ઉપાડવા તૈયાર થયા તો તમે એની પાઘડી ઉપાડવા તૈયાર થો એ ભિખારીની હું પાઘડી ઉપાડું એની સામણી ન જવાબ આમ મોટું કરી ગયું આને જેમ કોઈ હરણને અચાનક કોઈ ગોળી કે તીર મારે જેવું વહમું લાગે એવું સહજાનંદ સામે વસમું લાગ્યું આ હા સભા બંધ કરી દીધી મહારાજ ઉતારવી આઈ ગયા ગોળી અચાનક મારે જેમ વહમું લાગે હરણને એવું વહમું લાગ્યું તોય ગળ્યા નહીં અહંકાર પૈસાનો આ મહારાજ ઉતારે વહી ગયા હું મેૈયા બાદ દોડતા મહારાજી પાસે ગયા મહારાજ રડી પડ્યા બિચારા પગ પકડી મારા મારા ધણીનો આવો સ્વભાવ છે મહારાજ હું બહુ સમજાવું છું તમે આ બધું મૂકી દો તમે સુકામાં આવું કરો છો પણ મારા એનો સ્વભાવ છૂટતો નથી આજ તમને પહોંચવા છે એની હું માફી માંગુ છું મહારાજ એના ઉપર તમે રાજી રેજો કાંઈ બોલ્યા નહીં મહારાજી હું મેં બહુ રેડ્યા બહુ રેડ્યા કે મહારાજ તમે એના પર રાજી રેજો એનો સ્વભાવ એવો છો હું એને સમજાવું છું સમજતા નથી સમજે તો સારું મહારાજ તમારું દર્શન છે બધું છે સત્સંગમાં આવ્યા નહોતા આવતા ને આવ્યા ને પછી આવું થયું છે મહારાજ મને રાત દિવસે એનું છે પણ શું કહું એટલું બોલ્યા મહારાજ હું મેં તમે શાંતિ રાખો મહારાજ મને આમાં શાંતિ કેમ હું તમારો પર રાજી છું પછી શું કોઈ કોઈનો ધણી નથી કોઈ કોઈની પત્ની નથી એમ જીવો અને મને ભજો હા મહારાજ એમ તો જીવીએ પણ મહારાજ વ્યવહાર છે ઘરમાં રહેવું અને આ બધું ગમે નહીં મળ્યા હશે સુખે ભજન કરો જા બીજે જ દિવસે મારા વહેલી સવારે મહેમદાવાદથી નીકળી ગયા ભાઈ પછી મેમદાવાદ આવ્યા ઘણા વખત સુધી એમ આ વડતાલનો આવ્યો અને અહીંથી જાય બધા દુર્લભ જાય અને ઘરનાઈ ગયા વડતાલના સમયમાં ઉમૈયા વળી વાળી મહારાજે એકાંતમાં ક્યાંક એવું મળી જાય વાત મળી જાય તો વાત કરે મહારાજ રાજી રેજો આમ છે મહારાજ કઈ બોલે નહીં એમાં એ ઉત્સવ સમયા વખતે જ દુર્લભ રામ માંદા માંદગી એટલે પથારી બે ડ્રીન પડી ગયા કોઈ ઔષધ ઉપચાર લાગે જ એટલે દોડતા ઉમૈયા મહારાજી પાસે આવી મહારાજ આ શું મારા પતિને નાડી ટૂંકી મંડી પડવા મહારાજ आ शुश महाराज की उमैया सांभी लेने आयुष पूरी थी गई अरे अरे अरे महाराज केव वही पास पतिभाव ला दीकर वो गो तार कई बोली नही आज आम शू कम पचवाय चु शू त्ञान ओ महाराज एवं तो नहीं मैं अफसोस है एम एक तो तमने कोचवा सत्संगो मन जोग थोड़ा जीव सुधरो ने એટલે સેજે મને એમ થાય કે મહારાજ એનો તમે કલ્યાણ કરજો મારે વરિયા જાય લઈ જાય એની મને જરાય હરક નથી મહારાજ હા તો ભલે હા મહારાજ એને અયશ પૂરી થઈ ગયું હોય તમે લઈ જાઓ એનો મને કોઈ હરક નથી મહારાજ પણ એનો એને તમારી પાસે રાખજો આ તમારો જોગ ક્યાંથી એને ખબર નથી આટલો એટલે અહંકાર રાખે છે આ સત્સંગ આ તમે એનો મહિમા એને નથી સમજાણો આટલો મહિમા સમજાયો હોય તો જેમ ઉદ્ધવજીને મહિમા સમજાણો તો ગોપીઓના રજને માથે ચડાવવા ઈચ્છતા ગુલમ લતા હોષોદના બધાને એને પગે લાગતા હતા વૃક્ષોને એવું મહિમા સમજ્યા નથી એટલે મહારાજ અહંકાર છોડતા નથી પણ મહારાજ તમે એનું કલ્યાણ કરજો હું મેં કરશું કલ્યાણ પણ બે ત્રણ જન્મ લાગશે હા નરક ચોરાશીમાં નહીં જવા દે તારો ભાવ છે ને નરક ચોરાશીમાં નહીં જવા દે અને એક બીજો જનન ત્રીજો જનન એમ કરીને શુદ્ધ કરીને પણ અમે અમારી પાસે લઈ જાય કઈ બોલ્યા નહીં હું મેં બોલતી નથી મહારાજ મને પસંદ પીડ્યું નહી કેમ અત્યારે તમને સાક્ષાત મળ્યા ગોપાળાનંદ મુક્તાનંદ સામે જેવા સંતોનો જોગ થયો તોય જે જીવ જડતા મૂકી ન શક્યો એ બીજે ત્રીજા જન્મે એને આવો જોગ મળવાનો નથી ત્યારે શું અવળાઈ નહીં કરે મહારાજ આ છે એથી ગુમાવી દેશે મહારાજ અને ઉલટાનો પછી કોઈ ભલે તમારો ભેળો ન થાય એવા અપરાધ કરશે મહારાજ તો તો પત્તો જ નહીં લાગે અત્યારે ન સુધરો તો પછી સુધરવાનો આવો અવસર તો નથી જ મહારાજ आोते सा हम आपने सतो के आजे हज आवाधु सतो सत्संग आते बध मिलो ए काम नहीं कर सहजानंद पूरेपूरा ओ भजन नहीं करिए तो पीछे आो अवसर मै नहीं गुणातान साहब बोल रहे पीछी तो मथे ओढ़ी ने रोवू पड़ सीधा जो काम यह समझवा हाँ मैया तो तारी इच्छा शुक्र मारा छेलो जन्म करो है जन्म करो थोड़ी एक वार महाराज आम आंखों मीची गया सारू मैया जन्म करस अ पांच वर्ष आयुष्यी पांच वर्ष में एनों इलाज अनें वर्ष को तरा नौकरी आपू नौकर आयुष्य पांच वर्ष न એ તમારું ઘર સાચવે છે અમે એને તેડી જઈએ છીએ દુર્લભ રામને રાખીએ ત્યાં નોકરને તેડી ગયા અહીં વાતું કરે છે ત્યાં નોકરને ધામમાં તેડી ગયા તમારીને અમારી સેવા કરી છે ચાલો એને અમે અમારું પદ આપ્યું ધામ આપ્યું સુખ આપ્યું એનું આયુષ પાંચ વર્ષનું અમને આપ્યું જાઓ અને જો દહીં સાકર પીવડાવો અમારે મારાજ આ માંદગીમાં સાજા કરવા હોય ત્યાં ઔષધ છે દહીં સાકર પીવડાવો દુર્લભરામ સાજા જઈને તરત દહીને સાકર લઈ અને એને પીવડાવ્યું આના કાની તો દુર્લરા કરી આ ના પીવાય આમ છે તેમ છે મહારાજે કહ્યું છે મહારાજે કહ્યું પણ નહી પી જાઓ પીધું અને જેમ મોલાદ મહિનાથી સુકાતી હોય ને અચાનક વરસાદનું ઝાપટું આવે ને જેમ લીલવાઈ થઈ જાય એમ દુર્લ સાજા થયા બેટા થઈ ગયા ઓછો ધામધૂમથી પૂરો કર્યો ઘરે પાછા આવ્યા ત્યાં ખબર મળ્યા નોકર ગયો છે ધીમે ધીમે દિવસો જાય છે ભગવાને ઇલાજ કર્યો શું કર્યો ખબર ન પડે એમ બધી સંપત્તિ જવા માંડી જો આ સિવાય બીજો ઇલાજ નથી બધું ઘરેણું ગાંઠું મકાન હાથ એ બધું જ વેચાઈ ગયું કશું દામડી મળે એવી ગરીબાઈ આવી ગઈ કે બેચર ભઠારો ખાવા તો મળે બધી વ્યવસ્થા ઘર પોતાના બધું એનું પોતાના ના રહ્યા જુવાર નો લોટ મળે તો મળે આવી ગરીબાઈ આવી રાક થઈ ગયા સાવ અને અહંકાર વયો ગયા આપણે તેને ઘઉંના દાણાની વાત કરી હતી અહંકાર ન કર્યો પણ છેલ્લે કર્યો કે આવા ભઠ્ઠામાં મારા છે કોઈ ન પડે અને રોટલી ફૂલી ફૂલી એટલે તરત ત્રાક લોખંડ મારી અને બધી હવા બાય એ આ પેલા ને ઇલાજ કર્યો બધો અહંકાર વયો પછી બે ચર ભટ્ટને નિમા બધાને હવે કઈ રીઓ ની અહંકાર કરવા જેવું ભાઈ अहंकार करने जहंकार हो तो नहीं वृद्धावस्था में अहंकार कई राखवा होत नहीं युवा में बुद्ध होटले बाल वैसे भक्ति करे न जगसे रहे उदास बाय भक्ति करे जगसे रहे उदास તો તો તીરથ આશા કરે કે કબ આવે હરિકા દાસ તીરથની ઈચ્છા કરે કે ક્યારે આવે બાલપણમાં અહંકાર હોતો નથી વૃદ્ધાવસ્થામાં અહંકાર કરાય એવું કઈ હોતું નથી યુવાનીમાં બધું હોય છે એટલે એમાં તોડવાની વાત આ છે ખરેખર તો પછી દુરરામનીમાં મહારાજની પાસે એકદમ નિર્માની રહ્યા સત્સંગમાં પણ નિર્માની રહ્યા અને એનો અંતકાળ આવ્યો ૈયાને દર્શન આપ્યા અને દુર્લ રામને મહારાજે દર્શન આપ્યા અને છેલ્લો જન્મ કરીને પોતાના ધામમાં લઈ ગયા અહંકાર મુકાય ધનનો અહંકાર એને આડો આવતો હતો એ મહારાજા તોડાવ્યો અને અહંકાર જયારે હતો ત્યારે સત્સંગમાં એને સુખ આવતું નહોતું પણ એ જ અહંકાર આપણને મારી નાખી એટલા માટે મા પુરુષ ધન ધન યૌ ગર્વ નિષાત કાળ સર્વ માય અખિલ બ્રહ્મ પદમ પ્રવેશ બાકીની વાતો બાકી છે સહજાનંદ સ્વામી બાલા ભક્તોજનો જે સ્વામીનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન નું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી नित्य अलाो छो तो आ बदा उत्सवों ने यूट्यूब पर निहो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकुल परिवार्यूब चेनल रेग्यूलर अपडेट मे बेल आइकोन पर क्लिक करो आम करने की तमें सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ायेला रहो